आज आप गर प्रथम प्रकरण सत्तावन वचना श्रवण कर मुक्तानंद स्वामी प्रश्न पूछो के महाराज मोक्षन असाधारण कारण एट्ले साधन शु के अवश्य यथार्थ था, मोक्ष थायज तेरे श्रीजी महाराजे कहूं के बे साधन चे। एक तो भगवान यथार्थ स्वरूप न ज्ञान अगवात्म्य यथार्थ जाण मोक्षना असाधारण साधन है कारण है थोड़ी विगतवार समझवा कोशिश कर मनुष्य मवृत्तिशील सतत कहीं कई प्रवृत्ति करे ये प्रवृत्ति चार कारण है या चार लक्ष्य है चार हेतु एम्स चे। जेने आपने चार पुरुषार्थ तरीके ओर्म अर्थ काम अने मोक्ष आ चार ने अर्थे जुदी जुदी रीते लोग प्रवृत्ति करे मनुष्य मतनी पेली प्रवृत्ति अर्थ है अर्थ एट पैसों मनी पैसा मनसली प्रवृति एना रात दिवस दौड़े रात दिवस जो कंटाथाको नहीं सतोष मानताचोटू गण तो नहीं अति गणत नहीं આ પેલી પ્રવૃત્તિ માણસની પૈસા પાછળની છે પૈસા પાછળ માણસ શું કામે લાગ્યો છે તમે તો ઠીક સાધુ હોય લાગ્યા છે શા માટે લાગે છે આટલા બધા એની પાછળ શા માટે પડે છે કોઈ સરસ કહ્યું છે મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન્સ ફોર એ મીડિયમ એ મેજર એ સ્ટાન્ડર્ડ એ સ્ટોર આ ચાર કારણ છે પૈસાની પાછળ પડવાના વાસ્તવિક કારણો છે પેલું કારણ પૈસા પાછળ પડવાનું એ છે કે એ મીડિયમ છે માધ્યમ છે જીવન વ્યવહારનું એ માધ્યમ છે પૈસા વગર વ્યવહાર કેમ ચલાવો તમે કહો ચાલે एटले पड़ा कई प्यहारिक कार्य करव कहीं पदार्थ खरीदव हो, पदार हो पैसों जोशे मध्यम अरे कोई पास काम कर पैसा जो पैसा वगैरह कोई काम नहीं करे પૈસો હશે તો જ સંબંધો છે નહીતર કોણ સંબંધ બાંધે છે ભાઈ સગાઈ કોણ કરે પૈસા વગરના પાસે નિર્ધન હોય ને એનો બનેવી થવા તૈયાર નથી અને પૈસાદાર સાળો થવા તૈયાર છે પૈસો છે તો સંબંધ છે પૈસો છે તો મિત્રતા છે પૈસો છે તો સલામ છે સત્કાર છે આદર છે પૂછપરછ છે પૈસો છે તો છે पैसो न हो तो मन प्रतिष्ठा पर नहीं जीवन व्यवहार चाल एट्लै मीडियम है बीजू मेजरमेंट है मेजर मंडसो ना मोटा गणवापद गरीब तवंगर ए मंड पैसा थी जेनी पासे पैसो नहीं गये जेनी पासे पैसो गणाय पैसा वगैरह ना हो न गुण हो तो बहु भाव नीपू पैसो हसे अवगुण ना खजा हों तो मापदंड ऊंचू गणश भाई बहु मोटा आगे बेसाड़े गो हो सीधु साधु समझाई जाए बोलवा बांगो हो समझो हो गाफल के फांगो होती अनाचारी हो विविध विकारी जंगली जुगारी काम छे, आलस अपार सरदार वेवला विचार होगाई न तो ठाम छे, केशव कबाड़ी के अनाडी तेने लोक माने छे जेनी पासे धन धाम छे। જે કાનુ વ્રજ વિષય મહી ચોરી માખણ ચોર ચોર ચોર કરતા હતા પણ જેવા લક્ષ્મીજી સાથે એમના લગ્ન થયા તો બોલો રણછોડરાય કે જાય કઈશો ભાઈ લક્ષ્મી ને પૂજે છે લક્ષ્મી નારાયણ ને પૂજે છે કાંચનમાં શ્રયન થાય પૈસા હોય એટલે બધી મોટા પૈસો એ સ્ટાન્ડર્ડ છે જીવન ધોરણ પૈસા ઉપર છે પૈસો હશે તો હાઈ ફાય જીવન થશે સ્ટાન્ડર્ડ બદલાઈ જશે નહી તર હલકુ સ્તરો છે જીવવાનું પૈસો આવશે એટલે બાગ ને બંગલા ચાકરો ચંગલા રંગીલા રેડીયા નિત્ય વાગે સ્ટાન્ડર્ડ બદલાય છે પૈસો આવ્યો ત્યારથી જો આખા દેશની અંદર બધું સ્ટાન્ડર્ડ જીવન ધોરણ બદલાય ગયું જયારે પૈસો નહોતો ચોઈને નાડી નાખવાના હાંધા હોય હવે અહીંયા શું મોબાઈલ લે પૈસો આવે એટલે અમને ખબર છે અમારા ભાઈ કાચા ભરતા ખાય ને જ મોટા થયા હવે એને સ્કૂટર વાહે શરદી થઈ જાય એટલે ગાડી લીધી છે પણ બોલો પૈસો જીવન ધોરણ બદલે છે અને કોઈને કઈ નિમ્ન સ્ટાન્ડર્ડ નું જીવવાનું પસંદ હોતું નથી પણ હવે આપે છે સંગ્રહ પૈસો સંગ્રહ માટે છે એટલા માટે કે એનો સંગ્રહ કરવો સરળ પડે છે વીસ વર્ષ સુધી ચાલે એટલું રાશન ઘી દૂધ ઘઉં કઠોળ ગોળ વધુ જ એ આપણે સંગ્રહી નહીં શકીએ કોઈ સંજોગોમાં વીસ વર્ષ ચાલે એટલું તેલ ઘી ગોળ ખાંડ લોટ અનાજ રાખી શકીશું અશક્ય છે પણ વીસ વર્ષ સુધી રાશન ખરીદી શકાય એટલો પૈસો સંગ્રહ શકાશે જ્યારે જોઈએ ત્યારે ઘી લઈ આવો જ્યારે જોઈએ દૂધ લઈ આવો જ્યારે જોઈએ જે જોઈએ તે લઈ સંગ્રહમાં એ ઈઝી છે સંગ્રહી શકાય છે એટલે પૈસા પાછળ માણસ પડ્યો છે તમે પ્રવાસમાં જાઓ મુસાફરીએ જાઓ તો વચ્ચે તમારે દૂધ પીવા જોઈએ ચાય પીવા જોઈએ કોફી જ પીવા જોઈએ પાણી પીવા જોઈએ નાસ્તો જોઈએ ફ્રૂટ ખાવા જોઈએ ગાડીમાં પેટ્રોલ ડીઝલ ભરાવા જોઈએ તમને પેટ્રોલ ડીઝલ ભરવા જોઈએ નાવું જોઈએ કેટલું જોઈએ એ બધું સાથે તમે કેળાની બે લૂંબ આ બાજુ લબડાવો દૂધની બોટલો આ બાજુ લબડાવો તમે લબડી જાઓ પણ ખિસ્સામાં પાંચ દસ હજારની થોકડી નાખીને નીકળી જાવ જોઈએ ત્યારે દૂધ માંગવો જોઈએ ત્યારે ચાય પીવા જોઈએ ત્યારે કોફી પીવા જુઓ ત્યારે ન પીવાનું પીવો ખીસામાં સ્ટોર થઈ શકે કેળાની લૂમ ખિસ્સા પૈસાની બીજી પ્રવૃત્તિ છે એ કામ છે કામ એટલે વર્ક નહીં સેન્સિયલ ડિઝાયર ઇન્દ્રિયજનિત સુખ વિષયો ભોગ સ્ત્રી આદિકની કામના તમામ પંચ વિષયો ભોગની પાછળની માણસની સતત પ્રવૃત્તિ છે કેટલું સરસ ચિંતન છે ઋષિઓનું ખાવા પીવા રેવા જમા કપડાં લેતા બધું જોઈએ એની કોઈ ના નથી પણ માણસ ત્યાં અટકતો નથી એને ભોજન કરતા સ્વાદ પાછળ વધુ પડ્યો છે કપડાં કરતા ફેશન પાછળ વધારે પડ્યો છે જોવા પાછળ કરતા એ રૂપની આસક્તિમાં વધારે પડ્યો છે સતત એના માટે પ્રવૃત્તિ કરે કઈ રીતે ઇન્દ્રિયોને આનંદ આવે સત્સંગી થઈ જાય એટલે કઈ મટી નથી જતું વિચારવા જેવું છે વિષયોના ભોગ માટે ઇન્દ્રિયોના લાલન પાલન માટે કેટલી પ્રવૃત્તિ ચોવીસ કલાકમાં કરે છે મેં એક ભાઈ થોડા વખત પેલા કીધેલું મેં કે તમે દર્શને આવો છો આમ સમજું દેખાવ છો તો પછી મારા જપ કરો છો મને કે ના એવું તો હું કઈ કરતો નથી પણ ખાલી અહીંયા આવીને હું દર્શન કરી જાઉં છું આમ હું શું છે કે મને આસ્થા ખરી એટલે હું આવું છું મેં કીધું તો પણ સવારે પાંચ માળા કરતા જાઉં સવારે જ સ્વામીજી છે ને તમારે કઈ દેવું સહેલું છે પણ અમારે અઘરું છે ટાઈમ નથી હોતો એટલે સવારમાં ધંધા ઉપર બિઝનેસ ઉપર ભાગ ભાગ થવાનું હોય એટલે પછી સમય નથી તો મેં કીધું એમ કરો રાત્રે માળા કરો ને અને રાત્રે તો શું વાગે આવીએ પછી જરા બાથ લઈએ એટલે સ્નાન કરીએ કોઈ નહીં પણ સ્નાન કરીએ કૂતરો ભોજન કરીએ પછી જરા સમાચાર ને આ બધું કઈ આવતું હોય જરા કઈ બીજું તો એ જરા ટીવી ઓન કરીએ પછી કોઈ સિરિયલ હોય તે બધો જોવા માં થોડો સમય જાય ત્યાં રાતનો એક વાગી જાય સામે પછી તો આંખો માં ઊંઘ આવો માંડે પછી તો સુઈ જાય માળા ક્યારે કરવું રાતે મારા માટે કરવાની હોય ભયંકર ગુનો કર્યો ક્લચમાં લીધો હું ક્યારે મારા કરું મેં કીધું મરી જા પછી બીજું શું તું નહીં કરતો તારી પાસ હળકો કરશે એના માટે કેટલો સમય છે સિરિયલો જોવામાં જોવામાંન એટલે બધું જોવામાં ઇન્દ્રિયોને અનુ મજા આવે છે મનોરંજન માટે આટલો સમય છે આત્મરંજન માટે પાંચ મિનિટ કાઢવી એને કઠણ પડે છે બહુ જ દુનિયા છે હું એવી દુનિયા છે અને એ બધાએ વિચારવા જેવું છે કે કેટલો આવી મોજફોક પાછળ ને રંજન પાછળ કેટલો સમય જાય છે 3- કલાક થિયેટર કેસો ની આવે કઈ નહી ત્રણ મિનિટ ઠાકોરજી પાસે મંદિરમાં નહીં બેસ દૂર દૂર ક્યાં ક્યાં ખાપોલી ક્યાં બધા વોટર પાર્ક ને ત્યાં બધા ફરવા જશે ને સ્વિમ કરશે કોઈ જગ્યાએ પાપડ વખણા તો ત્યાં પાપડ ખાવા જશે કોઈ જગ્યાએ ગોટા વખણા ગોટા ખાવા જશે કોઈ જગ્યાએ બટેટાવાળા ભજીયા ખાવા જશે પણ બાજુમાં ઠાકોરજી મંદિર હશે ત્યાં આવશે નહીં એટલે શાના માટે પ્રવૃત્તિ છે ઇન્દ્રિયોને લાડ લડાવો છે જીભને મજા આવી છે આંખ મજા આપી છે કાન મજા આપી છે નાક મજા આપી છે टा भागनी प्रवृत्ति तृप्ति प्रवृत्ति अर्थ काम कमाव पूरी थी जाए अमुक धर्म प्रवृति करे ये धर्म प्रवृत्ति एट सत्कर्म दान पुण्य परोपकार અન્નદાન કરે વસ્ત્ર કરે ગૌદાન કરે ગૌપૂજન કરે દેવ પૂજન કરે દેવ દર્શન કરે પણ એ ધર્મ પ્રવૃત્તિની પાછળ પુણ્ય કમાવાનો છે શા માટે પુણ્ય કમાવું છે કે એનાથી સુખ મળે છે ધર્મ કાર્ય કરવાથી સુખ વધારે મળે છે અને સીધું છે ધર્મ સુખ છે અધર્મથી दुख मेला करम बदला देवा पड़े छे अरे भाई अंते न करे कर्म न बदला देवा तो पड़े, अरे भाई तो पड़े जो धर्म करना फल भोगवाज पड़ से अरे भाई पासे गरे गरे दे आवे छे ने ये भिखारी नेव याचंती बोधयंती गृहे गृहे दियताम दीयताम लोका अदा तुम फलमित्र आपो आपो आपो अथ आप अ दशा जो यू? ભિખારી આપણી પાસે માગતો નથી પણ એમ કે છે દિયતામ દિયતામ લોકા દાતુમ ફલ મિત્ર આ અમે આપ્યું નથી ને એટલે જુઓ અમારી પાસે કાંઈ નહીં એ તો વાવું હોય એ જ ઉગે એ જ ફળે એટલે એ પૈસો છે ને એ વાપરવા કરતાં વાવો સારો પોતાના માટે પરિવાર માટે ગમે તેટલો ઉડાડો ને એને વાપર્યો કહેવાય પણ સત્કાર્યમાં ધર્મ કાર્યમાં ગરીબોને માટે પશુઓને માટે પીડિતોને માટે દેવ સ્થાનોને માટે ભક્તોને માટે એ વાપરેલો પૈસો વાપરો નથી ગણાતો વાવો ગણાય છે કારણ કે એનો મબલક પાક આવે છે અને પેલો સળગી જાય છે એટલે પૈસો બહુ વાલો હોય એક હજાર કરવા હોય તો ધર્મ કાર્યમાં વાવો કોઈ દિવસ પછી એની કમી નહીં રહે જુવાર બાજરો ઘઉં એને રાખી જ મૂકો રાખી જ મૂકો તો સડી જાય ને એને વાવી દો તો પછી ભલે નવ દસ મહિના આપણી પાસે બે ચાર મહિના ન રહીએ પણ પછી કેટલો ફરીને આવે બે મહિનામાં એટલે અધર્મ ન કરે પણ ધર્મ પ્રવૃત્તિ કરે શરીરથી અને પૈસા થી જેમ જેમ પૈસો વાલો હોય ને જેમ જેમ કમાણી થતી જાય તો એમ માણસ વિચાર કરે કે સમય છે તો થોડો વાવી લ્યો પછી માળો ન હોય ને વાવ ટાણું ના રહીએ તો તો એ ધર્મ પ્રવૃત્તિ કરનારો માણસ પણ છતાં પોતાના સુખ માટે પ્રવૃત્તિ છે તે મોક્ષ પ્રવૃત્તિ છે એમાં તો બહુ ઓછા લોકો છે આપણે સત્સંગમાં આવનારા બધા મોક્ષ ઈચ્છનારા નથી હોતા બસ આ બધા ભગવાન સાધુઓના આશીર્વાદ રહે તો બસ આપણે કીધું ને ધર્મ પ્રવૃત્તિ બસ ભર્યા ભંડાર રીએ જેના જીવતા રીએ છોકરા નોકરી લાગી જાય બસ મોક્ષ છે કોઈ પણ રીતે સાધના કરીને છૂટી જવું છે આ બર્થ એન્ડ ડેથની જે સાયકલ છે એમાં હવે ફરી એન્ટ્રી મારવી નથી પ્રવેશ જ નથી કરવો કારણ કે એમાં જ દુખ છે એક સાધુ ને પૂછ્યું કે મહારાજ આ દુનિયા કોઈ સુખી કરા તો આ બે જણા સુખી અફલાતુ જવાબ આપ્યો ઓલરેડી ગયો હજી જન્મો નથી આ બે જ સુખી બાકી કોઈ સુખી નહીં દુનિયામાં શું કયો છો બાકી જે આ પટ્ટા ઉપર ચીડ્યો રનિંગ ફાસ્ટ બેલ્ટ ઉપર ये अशक्य तारोक्ष आकांक्षा जागे जो जन्म तो दुख छे जन्म न हो तो कई मथकू टी हे भाई बोलो आ जन्मी गया भूल थी गई હવે જોવો નોકરીને નાની ઓહો કેટલી માથાકૂટ છે એવી જ એની ઈચ્છા છે એ મુમુક્ષ છે પણ એને ક્યારે આવી આપણને મુમુક્ષતા જાગે આવી મોક્ષ આકાંક્ષા જાગે કે જયારે આ સંસાર કેવો છે કે દુખા લય છે ભગવાને ગીતામાં કહ્યું છે કેવો છે દુખાલય આ લય એટલે ઘર દુઃખનું ઘર છે ભગવાનના ભગવદ ગીતાના વચનો છે અને આપણા બધાના અનુભવ છે બધાના અનુભવ છે દુખાલય છે સુખાલય નથી પુસ્તકાલયમાં પુસ્તક મળે ઔષધાલયમાં ઔષધ મળે વિદ્યાલયમાં વિદ્યા મળે એમ દુખા લય માં દુઃખ મળે જ આમાં મળે જ કોઈ સાધુ નહીં ખૂણા પૂછો બાપજી દુખા લઈ છે સુખા લય તો દુખા લઈ છે હો બહુ દુઃખ છે સંસાર દુખા લય છે અને જે કઈ થોડુંક સુખ દેખાય છે એ દુખ મિશ્રિત અવશ્ય છે પ્યોર તો છે જ નહીં ના આ શાશ્વત સિદ્ધાંત છે એક તો દુઃખાલય છે થોડુંક ક્યાંક સુખ હાથમાં આવી જાય છે પણ તો એ સુખ દુખ મિશ્રિત છે એ મિક્સઅપ થયેલું જ છે પ્યોર નથી કઈ મળતું આપણા દેશમાં તો પાણી પ્યોર નથી મળતું આખી દુનિયામાં ક્યાંય સુખ તો પ્યોર ક્યાંય નથી તમે ભલે કેનેડા અમેરિકા જ આવો પ્યોર સુખ નો હોય ના એ અમુક જાતનું સુખ હોય તો પછી એ જ સુખની સાથે અમુક કેટલાય પ્રકારનું દુઃખ જોડાયેલું હોય કેટલાય પ્રકાર હલો પૈસો છે લઈ જાય એને માટે લાખ આપો પછી છોડીએ આવ્યું ને હોય એને કોણ લઈ જાય લઈ જાય પાછા મૂકી જાય આવ્યું ને દુઃખ જોવો એક બાદ સુખ છે જેટલા પૈસા વાળા ગભરાય છે સાચું છે ને બધું પૈસો આવે એટલે પૈસો ખિસ્સા હોય એને ખીસ્ુ કપાવે ચિંતા હોય અમારે શું કપાય કઈ ના હોય તો શું કપાય એની સાથોસાથ દુખ આવે છે पैसादार होलू दुख अजीर्ण न कई पचे ज नु खाओ आशू पैसो काम बीज अशांति गोली लीधा वगर ऊन कहता है कि दौलत से हर चीज मिलती है कौन कहता है कि इस दुनिया में दौलत से हर चीज मिलती है पैसा बधु मे एम को કોઈ નીંદ લાદે હમ રૂપિયો કે બિસ્તર પર સોય હે હવે રૂપિયા પાથરીને બિસ્તરા કરી એની માથે સુતા ઊંઘ આપો ઊંઘ ની ગોળીઓ પચી જાય પણ ઊંઘ ના આવે દુઃખ બઉ છે પૈસો અને તમે ગરીબ હોય ને એને સુખ ભલે ઓછું છે તો ગરીબનું દુઃખે ઓછું હોય એનું સુખ નાનું તો દુઃખ પણ નાનું અને શ્રીમંતોનું સુખ મોટું તો એનું દુઃખ પણ મોટું વામનજી જેવડા મોટા થાય ને એની હારવારી લાકડીએ એટલી મોટી થાય દુઃખ પણ વધે અને એનું દુઃખ એને રોગ થાય ને એ રાજરોગ થાય સામાન્ય ન થાય એવા રોગ થાય કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આઈસીયુ રાખવા પડે એવા રોગ ભિખારી સનાતન રોગ પણ થાય તો હળ નો હું છે ભાઈ ને હું થયું છે એવા રોગ થાય એના દુઃખ લક્ઝરિયસ હોય એના રોગ લક્ઝરિયસ હોય એના કલહ લક્ઝરિયસ હોય લાખો રૂપિયા તો વકીલ રાખવા પડે બધું જ હાઈફાય હોય પણ એનું જે દુઃખ છે એ તો પૈસા વાળો જ સમજે એ ગરીબ ના સમજ ગરીબ જ હોય પૈસો જેની પાસે હોય એને શું દુઃખ હોય ભાઈ અમારી પાસે કઈ નથી એટલે અમે દુઃખી છીએ પણ આ ગાડીઓ શું દુઃખ હોય અરે ભાઈ એને કાનમાં જઈને પૂછો કે ભાઈ તમને દુઃખ છે તો કે છે શું અરે ના પૂછો દુઃખ ની વાતું રે કે વાતળીયે બ્રહ્માંડ ડોલે ભાઈ અમારા દુઃખ વાત પૂછશો મારી બ્રહ્માંડ ડોલ ના પૂછો દુઃખ ની વાતો રે કેવાતળીએ બ્રેમારા દુઃખ ની વાતો જોવા દેવળો સાંભળે અમારા દુઃખ ની વાતો એ જોવા દેવળોય સાંભળે એ તો તો દેવળો ની મૂર્તિ રોવે રે કેવાતળીએ બ્રહ્માંડ ડોલે અમારા દુઃખ ની વાતો અમારા દુઃખ ની વાત કોના અમારા દુઃખ ની વાતો જો આ સમસાન સાંભળે એ તો તો સમશાન ના મળે કે વાતળીયે વેહમાં એવા એના દુઃખ છે ભાઈ ભગવાન બચાવે પૈસો આવે તો સાથે દુઃખ આવે છે એ કોને દેખાય છે આકાંક્ષા થઈ જાય છે કે આમાં ન પડાય ચોપડી રોટલી બહુ ને હારી કોરી હારી એમ કોઈ પણ જાતનો વૈભવ બહુ સારો નથી એટલે મુમુક્ષુ છે એથી હટે છે પાછો પડે છે અને ધર્મ પ્રવૃત્તિ કરે છે તોય ભગવાન પ્રસન્ન અર્થે કરે છે પણ વધારે સુખ મેળવી લેવા માટે પૂર્ણ સમજીને કરતો નથી કારણ કે સમજે છે શું સમજે છે કે દુનિયામાં કોઈ એવું સત્કર્મ નથી જોજો કે જે ચાર પ્રકારના દુઃખને મિટાવી શકે વિશ્વના પટ ઉપર એવું કોઈ સત્કર્મ નથી ધર્મ કાર્ય નથી કે જે આપણા ચાર દુઃખને મટાવે અને ચાર દુઃખ ભયંકર દુઃખ છે પેલું ગર્ભાવસ્થાનું દુખ ગર્ભમાં ઊંધે મસ્તકે નવ નવ મહિના જે લટકવાનું હોય છે શિશુને જે દુઃખ હોય છે એ કોઈ ધર્મ કાર્ય એવું નથી કે જે ગર્ભાવસ્થાનું ગર્ભવાસનું દુઃખ મટાવી શકે બીજું જન્મતી વખતે પ્રસવકાળનું જે બાળકને માતાને દુઃખ થાય છે પીડાય છે એ સિંચોડાના કોલુમાં જેમ શેરડીનો રાડો પીલાય એટલું જન્મ વખતનું દુઃખ હોય છે એ દુઃખને કોઈ ધર્મ કાર્ય મટાવી શકતું નથી ત્રીજું વૃદ્ધાવસ્થાનું દુઃખ કોઈ સત્કાર્ય મિટાવી નથી શકતું એ જયારે વૃદ્ધાવસ્થા આવે છે આંખે નહીં દેખવાની કાને નહીં સાંભળવાની એ ડગડગ ડાઢી થઈ જાય ડગડગ ડગડક દેહ થઈ જાય અને રો એક ડાક્ટરથી બીજા ડાક્ટર બીજા ડાક્ટર ત્રીજા ડાક્ટર એમ કરી શ્માને પહોંચવાનું એ વૃદ્ધાવસ્થાનું દુઃખ જેને ઘડપણ છે એને પૂજજો બેઠું થવું તો બેઠું થવાય નહીં બોલવું હોય તો બોલાય નહીં એ કોઈ ધર્મ કાર્ય આ વૃદ્ધાવસ્થાના દુઃખ મટાડી શકતું નથી અને ચોથું મળતી વખત મહાવેદના ટાળવાનો ટાળવાનો એક જ ઉપાય છે મોક્ષની સાધના અધ્યાત્મ સાધના એ ચારેય પ્રકારના દુઃખને મહાદુઃખને મટાવી ગયા છે જળ મૂળથી મટાડી દે છે એક જ ઉપાય છે બીજો કોઈ માર્ગ નથી પણ આજે બહુ આજના જમાનામાં ઘણા લોકો ને તો મોક્ષ ખાવા પીવો પણ એક વસ્તુ નક્કી છે મોક્ષ મોક્ષ સાધનાથી સાંભળીને જરાય મોઢું મરડી લેવાની જરૂર નથી ઉલટાની મોક્ષ સાધના તમારે મોક્ષ ન જોઈતો હોય તો મુબારક પરંતુ જીવવામાં રસ હોય તોય મોક્ષનો જે પથ છે એમાં ચાલવા જેવું છે કારણ કે એનાથી જીવવાની મજા આવશે કારણ કે મોક્ષની સાધના છે એ તો આર્ટ ઓફ લિવિંગ છે ખરી રીતે એક જીવવાની કળા શીખવાડે એટલે મોક્ષ પછી ન જોઈતો હોય તો જ તો નહીં આપે નહીં મળે ઈચ્છો તો જ મળે એને માર્ગે ચાલીએ તોય જો ઈચ્છીએ તો જ મળે ન ઈચ્છીએ તો ન મળે એટલે જીવનમાં આનંદ લૂંટવો હોય તોય મોક્ષને માર્ગે ચાલવા જેવું છે કારણ કે મોક્ષ શબ્દમાં જ એના એનો સંબંધ જોડાયેલો છે મોક્ષ એટલે શું મોહનો ક્ષય એનું નામ મોક્ષ જે તત્વજ્ઞાન જે સમજ આપણા મોહનો નાશ કરે એનું નામ મોક્ષ મોહ શું છે મારું તારું મમતા અહંતા આ વળગણ બધા હવે દુઃખનું કારણ શું છે મમત જ છે ને એમાં તો નાસ્તી કોઈ ના ના પાડી શકે ભાઈ સુખી થવું હોય તો વળગણ ઓછા કરી નાખો જેટલું પકડશો એટલા દુઃખી થશો તો એ તો મોક્ષની જ સાધના કે છે કે બધું મૂકી દો ચપોચપ લુગડા પહેર્યા હોય તો કાઢતી વખતે કેટલો ત્રાસ થાય ઢીલા ઢફ પહેર્યા હોય તો લઈને ઉતારી નાખી દો તો મોક્ષ એ જ બતાવે છે એટલે મોક્ષ ભાગવાની જરૂર નથી અને પછી ગમે તેટલા આપણે વળગણોથી મુક્ત થઈ ગયા હોય છે પુનર્જન્મ જોઈતો હોય તો એને આધારે તો પુનર્જન્મ મળે છે કારણ કે ઈચ્છા છે એટલે ભગવાન પણ મોક્ષ આપી શકતો નથી જો ઈચ્છા જન્મવાની હોય તો ઈચ્છા રહે લાવવાના જ એટલે મોક્ષ ની સાધના સુખ આપનારી સાધના છે જૈન ધર્મ લ્યો બૌદ્ધ ધર્મ લ્યો ભક્તિ માર્ગે કોઈ પણ સંપ્રદાય લ્યો જ્ઞાન માર્ગી અદ્વૈતવાદીઓ લ્યો સાંખ્ય માર્ગીઓ લ્યો યોગ માર્ગીઓ લ્યો આ બધા જે સંપ્રદાયો છે એ મોક્ષની સાધના માટે છે મોક્ષને માટે પથદર્શક છે પણ એમાં બધામાં ભિન્નતા છે સૌની સાધના અને સૌની પદ્ધતિ એ જુદી જુદી છે માન્યતા છતાંય જેને મોક્ષ નથી જોઈતો અને જીવવામાં મજા માણવી છે તો એ મોહ ક્ષયની વાત બધામાં કોમન છે આ વળગણો તો ઓછા કરો પેલા એટલે જેને મોક્ષ ન જોઈતો હોય ને રસદાર રીતે જીવવું હોય આસકિત વિહીન થઈને મમતા મૂકીને મજાથી જીવવું હોય તો કોઈ પણ સંપ્રદાયને અનુસરવામાં વાંધો નથી પણ મોક્ષ જોઈતો હોય તો તો વિચારીને કોઈ પણ સંપ્રદાયનું અનુસરણ કરવું હવે આપણે મોક્ષ ન જોઈતો હોય તો કોઈ પણ સંપ્રદાયમાં જાઓ જોઈતો હોય તો વિચારી સંપ્રદાય સંપ્રદાયે મોક્ષ પ્રાપ્તિમાં બહુ ભેદ પડી જાય છે એની સાધના પદ્ધતિ પદ્ધતિ અને માન્યતાને આધારે મોક્ષ અંદર મોટો ફર્ક પડી જાય છે जैन और बौद्ध धर्म तो ईश्वर ने मानता नहीं कि कोई ईश्वर जगत स्रष्टा ईश्वर है यू मानता है चर्चा संप्रदाय करना मोक्ष में मैनेधनाओ बतावे ये मोक्ष मां बता प्राप्तिना प्रकार है एक लीन मुक्ति बीजी सेवा मुक्ति। याद रह एक लीन मुक्ति बीजी सेवा मुक्ति बस भगवान ने मानी भजन रा देहने अंत आप्ति आप या तो लीन मुक्ति या तो सेवा मुक्ति लीन मुक्ति शू लीन एट लीन थी जव भव शव देह पड़े एट सर्वत्र व्यापक निरा सचिदान ब्रह्म ने एक साथे रहे थे लीन मुक्ति बीजेपी सेवा मुक्ति तो ये मुक्ति ये शुभ के पुरुषोत्तम नारायण सदा सर्वदा साकार रूपे दिव्य धाम बिराजमान એ પુરુષોત્તમ નારાયણની સેવામાં દેહને મૂકીને પહોંચી જવું એનો નામ સેવા મુક્તિ અને એ ભગવાનના એક રોમમાં એવું છે કે અનંત બ્રહ્માંડોના વિષય સુખ ભેળા કરીએ તો પણ એક રોમના પણ કોટા નોટી ભાગ જેટલું પણ સુખ બરાબરી કરી શકતું નથી એટલું ભગવાનની મૂર્તિમાં સુખ છે એ સુખ દર્શનનું સુખ સામીપ્યનું સુખ સાલોક્યનું સુખ मणवा महारस मणव नाम है सेवा मुक्त। हवे आप मुक्ति हमें आ बने प्रकार की मुक्ति है मरिया पीछे एवं नहीं देह छ व्यापक जे निराकार ब्रह्म है आत्मात्म साधी लेवे साक्षात्कार अनुभव ज्ञाने थवो ए लीन मुक्ति ना अन्वे छते देह अन्व करे गोपनाथ न आत्मानंद स्वामी आठो जाम ब्रह्म आत्मा एक करीन कर एक एक शब्द धारस तो जो आ तो फाउंडेशन एट लीन मुक्ति ना जेने अव कहे कि लीन मुक्ति श्रेष्ठ है बस બ્રહ્મ સાથે પોતાના આત્માને એક કરી રાખો અને પછી સુખ સુખ સુખ સુખ હવે જેને સેવા મુક્તિનો અનુભવ છે એ મૂર્તિનો જેમને રસ માણ્યો છે રાસ માણ્યો છે એની સાથે એવા નરસિંહ મહેતા મીરાબાઈ વગેરે જે ભક્તો થયા છે એ ભક્તો એમ કહે છે કે આની આગળ લીન મુક્તિ તો તુચ્છ છે શ્રેષ્ઠ મુક્તિ શું છે તમને થશે કે આપ આવી રીતનું આ લાંબુ પિષ્ટ પિંજન શું કામ કર્યું એટલા માટે કર્યું કે એટલા માટે આ પ્રશ્ન પૂછાયો છે આ ગર્ભમાં છે આ પ્રશ્નના ગર્ભમાં છે તો જેને જેનો અનુભવ છે એને એ શ્રેષ્ઠ કહે છે રોટલી ખાધી હોય રોટલી પૂરણપોળી જેને ચાખી હોય એ શું કે પૂરણપોળી શ્રેષ્ઠ છે એનું કારણ શું છે પૂરણપોળી વાળા એ રોટલી રોટલી ચાખી નથી રોટલી વાળા એ પૂરણપોળી ચાખી નથી એટલે બે પોત પોતાની વાત ઉપર મજબૂત છે તમે રોટલી ખાવ પૂરણપોળી ખાવ હવે બે માંથી કયો કયું સરસ છે સ્વાદિષ્ટ છે તો તરત કહે હા આ પૂરણપોળી હમ બસ સરસ થઈ ગયું ને કમ્પેરિઝન હા એવું એક જ વ્યક્તિના અનુભવથી સિદ્ધ નહીં કરવાનો એવી રીતે કેટલાય વ્યક્તિઓને તમે રોટલી ને પૂરણપોળી રોટલી ને પૂરણપોળી ચખાડો અને પછી પૂરણપોળી શ્રેષ્ઠ છે એવું મુક્તિમાં છે કે જેને લીન મુક્તિનો અને સેવા મુક્તિનો બે સ્વાદ જેને માન્યો છે એવા શું કે છે એ જાણો એટલે તરત કે છે કે એમાં કયું શ્રેષ્ઠ છે તો એવા સુખદેવજી મહારાજ છે કે જેમણે મુક્તિનો સ્વાદ ચાખ્યો છે પરિનિશિત્લોક લઈ લીધી શ્રી કૃષ્ણ મૂર્તિના રસમાં હું ડૂબી જાઉં છું આના જેવું કોઈ નથી મધુસૂદન સરસ્વતી થયા અદ્વૈતવાદી અદ્વૈત સિદ્ધિ ગ્રંથ લખ્યો પણ એમને જયારે શ્રી કૃષ્ણની સાકાર મૂર્તિનું જયારે દર્શન થયું પછી લખ્યું કે કૃષ્ણાત્મ કૃષ્ણિઝન થઈ ગયું એવું એક ને એવા ઉદ્ધવજી મહારાજ નારાજજી મહારાજ શનકાદિક મહારાજ ચૈતન્ય મહાપ્રભુ વલ્ભાચાર્યજી રામાનુજાચાર્ય આ બધાને એ અનુભવ છે બધા બોલે છે કે ભાઈ પૂરણપોળી શ્રેષ્ઠ છે કારણ કે રોટલીમાં ખાલી રોટલી છે ને પૂરણપોળીમાં રોટલી તો છે જ પાછી પણ મહી પૂરણ છે રોટલી તો છે રોટલી જતી નથી પણ પૂરણ છે એ અંદર એમ જેને સેવા મુક્તિ મળે છે એને તો એકત્વ મુક્તિનો સ્વાદ તો માણવા મળે જ છે એ રાધાલક્ષ્મી આદે ચૈતન્ય મહાપ્રભુ ભગવાનની મૂર્તિમાં લીન એક થઈ જાય છે જગન્નાથની મૂર્તિમાં સમાઈ જાય એવા એકત્વ પામે છે મીરાબાઈ દ્વારિકાજીની મૂર્તિમાં સમાઈ જાય એવો એકત્વનો સ્વાદ માણે છે પણ સાથે બીજું પૂરણ છે કે એનું સામીપ્ય એનું દર્શન એની સેવા એનો જે રસ છે એ પેલી લીન મુક્તિ મળતો નથી એટલે રામકૃષ્ણ પરમહંશે પણ કહ્યું છે એમના વચન ગ્રંથોમાં છે કે જે સગુણ સાકાર રૂપે ભગવાનનું દર્શન અને સામીપ્ય પામે છે એને તો બંને મુક્તિનો સ્વાદ આસાન છે સ્વાભાવિક છે એટલે શ્રીજી મહારાજ પણ કહે છે કે સેવા મુક્તિ શ્રેષ્ઠ છે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા ભગવાનની સેવા મુક્તિ ભગવાનની સેવામાં પહોંચી જવું એ સેવા મુક્તિ શ્રેષ્ઠ છે લોહાયાના સાતમા વચનામૃતમાં મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈને જો પરબ્રહ્મની સેવા ભક્તિ ન પમાય તો એ આત્યંતિક કલ્યાણ પાઇમો જ ન કહેવાય એ કલ્યાણ જ અધૂરું છે પછી તો પ્રબ્રહનો ચોસઠું મહારાજ કઈક જે લીન મુક્તિ પામે એ પછી ક્યારેય એમાંથી નીકળતો નથી અને પછી ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી અને જે સેવા મુક્તિ પામે છે એ તો ભગવાન થકી અનંત ઐશ્વર્ય પામે છે સ્વતંત્ર થાય છે અને મહારસ નો ભોગતા થાય છે આ કેના જેવું છે પેલું બુંદ હોય સાગરમાં પડે અને ભળી જાય પછી બહાર નીકળે નહી એમાં આપણે દરિયામાં પડીએ ઓગળી જાય પછી વાત પૂરી થઈ ગઈ એ લીન મુક્તિ છે પણ દરિયો હલે એમ હોય નૌકામાં બેસીએ વિહાર કરીએ મોજ માણીએ સહેલગા કરીએ પાછો મન પડે ત્યારે વધારે આવે સેવા મુક્તિ ને આનંદ છે એટલે રામાનુજ આચાર્ય કહ્યું છે કે સાકર થાવા કરતા સાકર ચાખવી વધારે મજા છે લીન મુક્તિમાં સાકર થવાનું છે सेवा मुक्ति में साकर ना स्वाद लेवाद भगवानी मूर्ति नक्ति श्रेष्ठ हम समझवाटलू तो अघूरु बहु पड़ू तमने छोकरा ने ठातु का शू बोले एट हमें समझवा सेवा मुक्ति श्रेष्ठ है लीन मुक्ति अधूरी है પણ એ લીન મુક્તિમાં જતું ન રહેવાય અને સેવા મુક્તિમાં જ પ્રવેશ થાય એના માટે સાધન શું છે એટલે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ એવું અસાધારણ કારણ સાધન મોક્ષનું શું છે મહારાજ કે એને અર્થે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહિમા યથાર્થ જાણવો આ બે સાધન છે ચોસે સેવા મુક્તિ પામી પેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ज्ञान ना विस्तार तो अनंत छे सत्यम ज्ञानम अनंतम भगवान स्वरूप समझिए बहुत मोटो विस्तार पूड़ जो वस्तु समझवा ये एटली छे कि भगवान स्वरूप केवे कि के भगवान सदा सर्वदा पोता दिव्य धाम में साकार मूर्ति है द्विभुज दिव्य सदा साकार पुरुष मूर्ति पुरुष विद है द्विभुज सदा साकार मूर्ति है ये भगवान क्या निराकार नहीं અનંત કલ્યાણકારી ગુણો યુક્ત છે એવું ભગવાનનું મૂળ સ્વરૂપ સાકાર છે એવી દ્રઢ જે સમજણ નિષ્ઠા એ ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન થયું ડોંગરીજી મહારાજે એક વાત બહુ સરસ કહે કે જો ભગવાન સાકાર પણ છે ને ભગવાન નિરાકાર પણ છે કઈ રીતે જેવી રીતે રાજા છે એ સાકાર છે સિંહાસન ઉપર બેઠો છે એ સાકાર છે निराकार निराकार साकार आख राज्य सत्ता फरी रही है निराकार चे? राजा साकार्य तखत मूषोत्तम नारायण सदा सर्वदा साकार बीराजे अन्त कोटी ब्रह्मांड में अंतरयामी ब्रह्मरूप तेजोमय शक्ति सर्वत्र व्यापी ने रहें राजाधीराजनी सत्ताकार समझे सत्ता ने आधार राजा ने आधार सत्ता, सत्ता राजा ने राजा सत्ता बनाकार थकी साकार, साकार भगवान थकी निराकार मूल स्वरूप केवे दृढ़ निष्ठा ये भगवान स्वरूप मूल स्वरूप सत्ता एना पी से सत्ता थकी कत्ता बस एज रीते भगवान सदा साकार आ जगत न करता है सृष्टा અને એ જ ભગવાન અનંતના કલ્યાણને અર્થે મનુષ્ય અવતાર ધારણ કરે છે અને જયારે મનુષ્ય રૂપ ધારણ કરે છે ત્યારે પણ એ ભગવાનનું જે માનુષી રૂપ ધરતી ઉપર વિચરે છે એ પણ પેલું મૂળ સ્વરૂપ છે એવું જ દિવ્ય અને નિર્ગુણ છે એવી જ્યારે સમજણ હોય ત્યારે કામ થાય છે પણ એમ સમજે કે તો ભગવાન માયામાં થોડા અધીન છે તો ભગવાન નું સમજવામાં ભૂલ થઈ દેખાય છે માણસ જેવા પણ માણસ જેવા નથી બે જ પ્રસંગ ટૂંકમાં શ્રીજી મહારાજે કાર્યાણીના આઠમા વચના આ કહ્યું છે અને ભાગવતની અંદર આ પ્રસંગ છે દસમ સ્કંદમાં છે કે બ્રાહ્મણના પુત્રને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે રથમાં બેસીને ભૂમા લોકમાં ગયા એ પ્રસંગ શું છે કે દ્વારિકામાં અર્જુન આવેલો અને જયારે એ નીકળ્યો અર્જુન બજારમાં તો ભૂદેવ છાતી કૂટતા હતા જેમ બોલતા હતા મન ફાવે કે અમારા રાજાના પાપે મારા દીકરા જીવતા નથી જન્મેને મરી જાય જન્મેને મરી જાય નવ નવ દીકરા હાય હાય આ રાજાના પાપ કેવા છે નહી બાપ બેઠો હોય દીકરો જાય અર્જુને સાંભળ્યું કે ભૂદેવ આ શું બોલો છો તો કે શું બોલે આ બધા તમારા પાપ છે નહીં બ્રાહ્મણનો દીકરો કેમ મરે અર્જુન તો શૂરવીર લોહી તપી ગયું એમણે કહ્યું તમારે ત્યાં દીકરાનો જન્મ થવાનો થોડા દિવસોમાં તો હું અહીંયા જ છું જાણ કર્યો જન્મતી વખતે હું મારા શસ્ત્રો લઈને ઉભો રહીશ કોઈની તાકાત નથી તમારા દીકરાનો પ્રાણ લઈ શકે જાણ કરવામાં આવી અને અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો હું તમારા પુત્રને ન બચાવું તો હું સળગતી ચિત્તામાં પ્રવેશી જાઉં આવી પ્રતિજ્ઞા આ તો પ્રતિજ્ઞા તરત આવે બોલો બ્રાહ્મણે જાણ કરી અર્જુન આવ્યા અર્જુને શસ્ત્ર વર્ષા કરીને આખા છતાંય પેલા પુત્ર નો જન્મ થયો અર્જુન લોહી ના નીકળે એવી દશાથી કાશું એમણે તો ચિત્તા તૈયાર કરીને સળગવાની તૈયારી કરી ત્યાં કોઈ સમાચાર આપ્યા કિશનલાલજી મહારાજને કે મહારાજ તમારો પેલો મિત્ર છે ને ફ્રેન્ડ ગયો ક્યાંક ગયો હમણાં સલગી જવાનો છે કેમ ભગવાન જાણે છે થતા નાટક કર્યું છે ભગવાન દોડતા આવ્યા છે અર્જુન ને હાથ પકડીને કહ્યું કે આમ ના મરાય તો મારા કેમ મરાય ચલો એના છોકરાને લઈ આવ્યા ચલો અને રથમાં બેસીને એ રથ એ પંચભૂત ના ઘોડા એ લાકડાનો રથ અને અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાથી અવકાશ માર્ગ એકદમ ગતિ કરી ગયા અષ્ટરણ ને પાર કરીને માયાનું પ્રકૃતિનું ઘાટું અંતર કાપીને ભૂમા પુરુષના લોકમાં પોચ્યા અને એમના દસે દસ દીકરાને ભગવાન લઈ આવ્યા ભૂમા પુરુષ અમે રહી ગયા કરે મહારાજ ક્ષમા કરજો પણ મારે આપના બંનેના દર્શન કરવા એટલા માટે હું આમના છોકરા લઈ લેતો એને લીધે તમે આપ પધાર્યા છો હવે સુખે ત્યાં દસે પુત્ર ને લઈ જાઓ ભલે દસે હવે નિરાજ સાચવે મારું કામ થઈ ગયું છે ઘોડા હતા એ પણ દિવ્ય થઈ ગયા નહી તો કેવી રીતે દિવ્ય લોકમાં જાય એટલે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે આપણા જેવું નથી શ્રીજી મહારાજ જગન્નાથપુરીથી વનવિચરમાં રામેશ્વર તરફ જતા હતા તો એક ગામને બાર નદી નદીને કાંઠે એક પીપળાનું ઝાડ ત્યાં મહારાજ બેઠેલા વરણીનો વેશ છે પગ ઉપર પગ ચડાયો છે મૃગ ચર્મ બિછાયું છે આંખો બંધ છે એ વખતે એક ગામમાં એક ભાવિક મહિલા એને એક દીકરો ને એની એક દીકરાની ઘરવાળી ત્રણ જણાનું કુટુંબ પણ એ જે મહિલા વૃદ્ધ દાદી એ એટલા બધા ભગવદ્ ભક્તિ અને ભગવાન વિષ્ણુ નારાયણનું એવું પૂજન ભજન કરે એને ભણકારા વાગવા માંડ્યા કે હે એનો દીકરાનું ભગવાન દાસ બેટા ભગવાન દાસ અહીંયા આવ મને લાગે છે કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે તું આ ભાતુ લે અને આ વાટ ખર્ચી લે પણ ગમે ત્યાંથી ગોતીને તું ભગવાનને લઈ આવ્યો આપણે ઘેર અને જલ્દી આવજે નહી હું મરી જઈશ એને એટલી તડપ લાગી છોકરો ભગવાન દાસ કે હું કેવી રીતે જાણું કે ભગવાન છે એ તો આપણા જેવા હોય ત્યારે એ માજીએ કહ્યું કે બેટા મેં સત્સંગમાં સાંભળ્યું છે કે ભગવાન હોય એને પડછાયો ન હોય ભગવાન હોય એને ચરણમાં સોળ ચિહ્ન હોય અને ભગવાન હોય એની આગળ આપણે દીવો કરીએ તો દીવો સોંસર્વો દેખાય એવું ભગવાનનું દિવ્ય શરીર હોય આવું દેખાય તો માનજે કે ભગવાન છે ઉતાળો ઉતાળો નીકળ્યો એ નદી કાંઠે જ જ્યાં મહારાજ બેઠા થાય ત્યાંથી સટ સટ સટ નીકળી ગયો અહીં ભગવાન તો અહીં બેઠા હતા અને ભગવાનને ખોળવા નીકળ્યું એવું જ થાય છે ને આપણે જ્યાં ભગવાન હોય છે ત્યાં નથી ગોતતા જ્યાં સાચા સાધુ હોય છે ત્યાં આપણે નથી ગોતતા અને બીજે ફાફા મારીએ છે બાકી તો કાંઠે જ હોય ગામ કાંઠે જ હોય પણ ઘરના દેવ ને પાદરના તીરથ એનો મહિમા ઉતાવળો ત્યાં નીલકંઠ વર્ણિય એટલે કે ભગવાન સ્વામી નારાયણે પાડ્યો એ ભગવાન આને થયુંક મને કોણ બોલાવે એ ભગવાન દાસ વળીને જોયું તટુ બ્રહ્મચારી આને થયું આને મારા નામની ક્યાંથી ખબર હા બ્રહ્મચારી આવું ભગવાન ગોતવા માટે બહુ ઉતાવળો ઉતાવળો ભાગે છે પણ ભલા થોડું કામ કરતો જાય મારા પગમાં કાંટા વાગ્યા છે હા બીજું મીરે મારું નામ ભગવાન હું પાછું ભગવાન ગોતવા જાઉ છું યાને ખબર એટલે આવ્યો કાતો કઈ કાર્કિક કારણિક મહાપુરુષ લાગે છે અને પગમાં પડી ચરણ લઈ સાથળકો મૂકીને જ્યાં કાંટા ગોતવા જાય ત્યાં તો જમણા ચરણમાં નવ ચિહ્ન જોયા મહારાજ કે એમાં નહીં હોય આમાં હશે કાંટા લ્યો જોઈ ડાબો ચરણ આપ્યો એમાં સાત ચિહ્નો જોયા ભગવાન દાસ તો દંડવત કરીને પગમાં પડી ગયો મહારાજ તમે ભગવાન છો તો નાના કાંટા કાંઠો ને અરે મહારાજ મારો કાંટો નીકળી ગયો તમે ભગવાન છો ચાલો મારે ઘેર આગ્રહ કરીને પોતાને ઘેર લઈએ અરે તરત જ છોકરો પાછો આવ્યો ને એટલે એની માં કે એલા દીકરા કેમ જલ્દી પાછો આવ્યો તો મા હું ભગવાનને લઈને આવ્યો આટલી વારમાં તો કા જુઓ માંજીએ બહાર આવીને જોયું બપોરનો સમયનો વખત છતાં શ્રીજી મહારાજની મૂર્તિનો કોઈ પડછાયો ન પડ્યો માંજી પંચાંગ પ્રણામ કરવા માંડ્યા હા આ ભગવાન ખરા આસન આપી દીધું ઓસરીને કરે મહારાજને બેસાડ્યા એને દીકરાની વાવ આવીને દીવો આગળ મૂકી ગઈ અને આમ રસોડામાં જોવા મળે સોસરો દીવો દેખાય અને નિશ્ચયના અવતાર હોય છે એ અવતાર સ્વરૂપને ઓળખી સાકારપણાની નિષ્ઠા રાખી અને એની ભક્તિ ઉપાસના કરે ત્યારે પેલી સેવામાં પહોંચાય અને જો ભગવાનને નિરાકાર જાણે અને ભગવાનના અવતારોને મિથ્યા જાણે महिक आकारोंश्वंत भगवान ने नश्वंत आकार वाला जाने भगवान की मूर्तिओं ने मिर्थ्या जाने अवलंबन मत्र आधार लिएराकार ब्रम है ये सर्वस्व है एम मानी जो भगवान भजन करते हो तो मृत्यु ने अंत ये लीन मुक्ति ने पा चैतन्य महाप्रभुए सरस कीधु के साधक देह भाव जे સિદ્ધ દેહ પાવે છે સાધક અવસ્થામાં જે ગમતું હોય ને એ જ સીધા અવસ્થામાં પ્રાપ્તિ સાકારની પેલી નિષ્ઠા કે ભગવાનનું મૂળ સ્વરૂપ સદા સર્વદા સાકાર છે એ તો કાળમાં એના નિયંત્ર છે એને આકાર ક્ષય કરનાર કોઈ નથી આવી એક દ્રઢ નિષ્ઠા तो भगवान स्वरूप साकारपणा निष्ठा पगवान समझव पगवन स्वरूप ज्ञान थे निश्चय आश्रय थे भगवान महात्म जा भगवान ने विषय भक्ति थाय महिमा जागर भक्ति नीजी महाराजे बधन कहते हैं ભગવાન ના સ્વરૂપનું જ્ઞાન એટલે નિશ્ચય થાય સાકાર નિષ્ઠા થાય ભગવાન નો આશ્રય થાય પણ મહિમા જાણીએ ત્યારે જ ભક્તિ થાય ત્યારે જ પ્રેમ થાય એક ખેડૂતો એમણે ભોજન કરાયું બહુ ભાવથી ભોજન કરાયું એટલે સાધુ ખાલી ભોજન ના આગ્રહી હોય મતલબ કે એને એક સિવાય બીજું કઈ ઈચ્છા ન હોય જીવનમાં પેટ પૂરતું તો કઈક જોઈએ ભિક્ષા ये कोई आपे राजी थी जाए साधु राजी बहुत थे जता जता पे ग्रहस्थ ने पारसमणी आप लियो आ मार कई काम नही जो यनी पारसमणी है ये साधु वापर तो नहीं खधु ये लियो ते वजो सुखी था साधु तो व्या गया आ पारसमणी शू ब साधु समझा भूली गया અને બે જણા જે ગ્રહસ્થ હતા હતા એ તો સમજે કે સાધુ મહાત્માએ આપ્યું છે જ પ્રસાદીનું અડા પૂજા મૂકી દી ગ્રહસ્થ પુરુષને તો વધારે રાખે પૂજાના સ્થાન પર ચીડ ચડી કે રોટલા મેં ઘડ્યા મેં ખવડાવ્યો પાણો દેતો ગયો અને હવે આ મારા ધણી આચવીને આ બરાબર ઠાકોરજી સિંહ વચ્ચે મૂકે જ પેલો તો સાધુ ને સમજીને મૂકતો હતો ચાંદલા કરતો હતો એની બાઈ એક દિવસ ખીચ ચડી તે ફેરવીને કર્યો ફળિયામાં ઘા એ ખેડૂત ને ત્યાં ફળિયાના ઘર હોય મકાન હોય તો ત્યાં પેલા લોખંડના તગારા પીડ્યા હોય એમાં પારસમણી જઈને ઉલી ને પીડ્યો પછી પેલી ઘરવાળી જ્યાં બહાર આવીને ત્યાં તો સોનાનું તગારું ઓલી ગયો આ કેમનું થઈ ગયું અંદર જોયું તો પથ્થરો એને થયો કે પથરામાં ચમત્કાર છે સોના તગારા સહિત પેલા પારસમણીનો ટુકડો પથરો હતો ને લઈને પાછો લઈ આવીને સિંહાસન માં નહીં પટારે તિજોરી મૂકી દીધું જાને બીનું હોય પર વગર પ્રીતિ ન થાય પ્રતિ ન થાય પ્રતિ વગર કોઈની પ્રીતિ થાય પારસમણી છે પથ્થર પણ એમાં જે ગુણ છે પ્રતાપ છે પ્રભાવ છે એ જાણે ત્યારે પારસમણી મહિમા સમજાય નહીં પથ્થરો છે એમ ભગવાનની અંદર જે ગુણ છે ઐશ્વર્ય છે પ્રતાપ છે પ્રભાવ છે એ જાણે ત્યારે ભગવાનનો મહિમા સમજાય અને ત્યારે જ ભગવાનમાં હેત થાય નહી હેત ન થાય ભગવાનનો જેવો છે એવો મહિમા જાણવો પડે ભગવાનનો મહિમા જાણવાને ત્રણ રીત છે એક સ્વરૂપ નિરૂપક ધર્મો બે સ્વભાવ નિરૂપક ધર્મો ત્રણ સામર્થ્ય નિરૂપક ધર્મ ત્રણ રીતે જો ભગવાનને વિચારે ભગવાનનો મહિમા યથાર્થ સમજાય પછી એમાંથી કોઈ દિવસ હેત તૂટે સ્વરૂપ નિરૂપક ધર્મ ભગવાનનું સ્વરૂપ કેવું છે એક એકનો વિચાર કરે તો ઓહોહો થાય કે આવા ભગવાન છે આવા ભગવાન છે આવા અનંત છે આવા સત્ય સ્વરૂપ છે આવા સત્ય છે બીજું છે સ્વભાવ નિરૂપક એ ભગવાનની દયા કરુણા ઉદારતા ગાંભીર્ય ચાતુર્ય આદિ જે અનેક કલ્યાણકારી ગુણો છે એનો એક એકનો વિચાર કરે કે કેવા કરુણા છે કેવા ઉદાર છે કેવા પતિ પાવન છે ઓહો આ તો કેવા છે અને ત્રીજું છે સામર્થ્ય નિરૂપક ધર્મ ભગવાનની અંદર જે ઐશ્વર્યો છે ષડ ઐશ્વર્યો જે કહેવાય છે ભગને ઐશ્વર્ય કહેવાય છે એટલે જે ષડ ઐશ્વર્યવાન હોય એને ભગવાન કહેવાય છે સ્વરૂપ અને સ્વભાવ નિરૂપક ધર્મો છે ને એ જયારે કોઈ વચના પ્રસંગ હશે ત્યારે લઈશું અહીંયા થોડા સામર્થ્ય નિરૂપક ધર્મો આપણે જોવાના છે કે ભગવાનમાં કેવી સામર્થ્ય છે તો ષડ્વર્યો છે છ પ્રકારની સામર્થ્ય છે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આ છ ભગવાન સામર્થ્ય છે પેલું છે જ્ઞાન આપણે કોઈનામાં વિશેષ જ્ઞાન જોઈએ તેમ થાય ને મહિમા થાય ને ઓહો એની વાત ન થાય એની બહુ જ્ઞાની છે તો તરત માથું ચૂકી ગયું તો ભગવાનમાં જ્ઞાન કેટલું હોય છે કોઈ પણ કાર્ય હોય ને એના ઉપરથી જ્ઞાન માપ નીકળે કોઈ કઈ કામ કરે ને એના ઉપરથી એના જ્ઞાન માપ નીકળે કોઈ સરસ મજાનો શિરો બનાવ્યો હોય તો આપણને તરત માપ નીકળે કે ભાઈ અથરોટી એટલે કેવું પડે એમ આવડત એટલે રસોઈ નહીં કેવું પડે બટેટા કેવું પડે એના ઉપરથી નક્કી થઈ ગયું આવડત બઉ ખોપડું છે અને એ જેને શીરો કે કોઈ પણ વાનગી એની પાછળ બે પ્રકારના જ્ઞાન જોઈએ થિયરેટિકલ અને પ્રેક્ટિકલ ખાલી તમે સાંભળ્યું હોય કે લોટ જોઈને ઘી જોઈને ત્યાં અખાંડ જોઈને મસાલા જોઈ ને થઈ જાય ને બધું ભેળું કરો તો ગમ થાય પોસ્ટરો ચોંટાડવાની પણ શીરો થાય એનો પ્રેક્ટિકલ કોઈની સાથે રહીને શીખવું પડે અને બે જ્ઞાન હોય એ સાચો જ્ઞાન વાન કહેવાય તમે સરસ મજાનું મકાન જો ડિઝાઇન જો એવો બંગલો જુઓ કે શિયાળામાં પણ આમ તકલીફ ના પડે પવન ન ઉનાળામાં આ હવાની અવર સરસ રહેતી હોય હમ અને જ્યાં પગ મૂકે ત્યાં ઓટોમેટિક બારણાઓ ખુલી જતા હોય સાંજ પડવાનું ટાણું થાય તો ઓટોમેટિક લાઈલો થઈ જાય લાઇટો થઈ જાય સવારનો ઉજાસ નીકળે તો ઓટોમેટિક લાઇટો ઠરી જાય તો તમને એમ થાય ને લાઇટો ઓટોમેટિક આ બધો ઓહો આનો બનાવનાર ગજબ છે આવી સુવિધા આવી રીતે ડિઝાઇન આવી રીતનો બંગલો કોઈ પણ કમરામાં જાઓ હવે ઉજાસ અને જે ફેસિલિટી છે ઓહો કેવું પડે કોણ છે આનો આર્કિટેકચર કોણ છે તો કહીએ તો ભાઈ રશિયન આર્કીક છે અને એને મળવાનું થાય તો મહિમા કેટલો થાય તો એનો મહિમા છે પણ આ જે સૃષ્ટિનો માળખો કર્યો છે હવે એ વિચાર કરો કે ભગવાન કેવું પ્રેક્ટિકલ અને થિયરટીક જ્ઞાન હશે નહીં થાય સવાર થાય છે સૂર્ય સૂર્ય છે હાથમી જાય છે બોલો ઓટોમેટિક લાઇટો થાય છે પેલી ઓટોમેટિક લાઈટ થાય એક જણો કે અમારા છોકરા છે ને મુંબઈ થી એક સરસ મજાનો છે ને એવું પેશાબ કરવામાં બાથરૂમ મોકલ્યું છે ને ત્યાં બાણું ખોજે ને તો લાઈટ થાય ઓલે કે એ ફ્રીજ જે દરવાજા ખોલી ને લાઈટો થાય હવા ઉજાસ આ તમે જુઓ આ સૂર્ય ચંદ્ર ગોઠવણો જો એમાં કોઈ આશ્ચર્ય થાય છે કે આ રચના કરવા વાળો બરાબર ગજબ છે સમય થાય ને લાઈટ થઈ જાય સમય થાય ને લાઈટ હાથમી જાય રાત્રે પાછો ચંદ્ર મૂકી દે પાછો ધીમે ધીમે ગોઠવાય ધીમે ધીમે લુપ્ત થઈ જાય નવલખ તારાઓ ગોઠવી દીધા આ સૂર્યને સ્થિર રાખી દીધો પૃથ્વીને એની ધરીની આસપાસ ગોઠવી દીધી એમાંથી શિયાળોનો ઉનાળો થાય હાડી ત્રેવીસ બરાબર ગોઠવી દીધી કે ભગવાન નહીં હોત કોણ તારો બાપુજી ગોઠવી છે ત્યાં નાના વિચાર માંગી લઈએ બધું કોઈને વ્યવસ્થિત એને પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે કે આટલો સૂર્ય દૂર રાખવું નવ હજાર કરોડ નવ કરોડ માઇલ સૂર્ય દૂર રાખવું તો માણસ જીવશે ને તે મરી જશે ચંદ્રને આટલો દૂર રાખવું તો જ નહીતર દરિયા ઉછળીને માણસની વસ્તીને ડૂબાડી દેશે આટલાથી પોષણ થશે એ મેઝરમેન્ટ કર્યા વગર બધું ગોઠવાણું છે દરેક જગ્યાએ આપણે આ બધું મૂક્યું છે તો એની પાછળ બુદ્ધિ છે ને તો આ બુદ્ધિ વગરનું થઈ ગયું છે આયોજન છે એની પાછળ અને એક હજારની સ્પીડ થી ફરે છે છતાં આપણું પેટનું પાણી હલે છે એક હજારની સ્પીડે તો ખબર પડી જાય અને હેન્ડ્યા છે એ ખબર પડે એને ક્યારેક હેંડિયા તબર પડે વિચાર કરો એને કઈ રીતે એને કેટલું પ્રેક્ટિકલ જ્ઞાનો છે વિચાર કરો તાજું જ્ઞાન હશે શિયાળો ઉનાળો ચોમાસુ વરસાદ પૃથ્વી થાય એટલી અંધારા થઈ જાય જવાળા થઈ જાય લેવા તો બોલો હવે તમે કયો છે આ જ્ઞાન કેટલું છે એ ખોપડું કેટલું છે આ વિમાન સમજાય આપડે તમે જોવો ને બહુ જોઈએ રાખીએ તો આળો આશ્ચર્ય થાય ચારસો સાડા ત્રણસો માણસ બેઠું હોય એનો સામાન એના ખાધા ખોરાક લગેજ એના આખું લોખંડ નું અને એ ભાગે એટલે હજાર થી બારસો કિલોમીટર ની સ્પીડમાં પાછું ચાલીસ ફૂટ ઊંચે રમરમાટી કરતું જાય અને પાછું જ્યાં એનો રસ્તો આવે ત્યાં જડી જઈને પાછું ઉતરી જાય ક્યાંય દરિયામાં નથી ઉતરી જતું પછી થોડો એમ કે દરિયામાં સોરી હું સોરી એ સોરી હું બાપસી એના ટ્રેક ઉપર કેટલું ભાગે છતાં ત્યાં જ લીટા હોય ત્યાં સડગરી જાય વિમાન જોયે છે કે શું માણસો બુદ્ધિ લગાવી છે વૈજ્ઞાનિકોએ બુદ્ધિ લગાવી છે બુદ્ધિ વગર તો નથી થયું તમે હા પાડો છો ને બુદ્ધિ વગર થાય ક્યાં ઘનઘોર અંધારામાં ક્યાંય દેખાતું ને ન્યા પાછું પ્લેન આવે રસ્તો ગોતી લે છે અને કેટલું લઈને લોખંડ ઉડતા છે પણ ઉડે છે ને જો હજી કામ નથી કરતું મગજ બરોબર જોઈએ જ રાખીએ હજી હું ઘણી વાર નીકળે ઘર ઠંભે ને બહાર નીકળીને આજુબાજુ જોઈ લો થાય છે પણ કાગળો કબૂતર ઉડે તો આશ્ચર્ય થાય કે એ નિયમ વગેરે ઉડતો છે એ ચાર્ટર પ્લેન છે એમાં બે બેઠક નું પ્લેન આત્મા પરમાત્મા બે બેઠા ચાર્ટર પ્લેન છે નાજુક ટેન્ડર એકદમ ડેલિકેટ ચાર્ટર પ્લેન પણ એમાં કોઈ દી આશ્ચર્ય થાય મારા વાલા કેવું કરે છે રામ ફળ સીતાફળ મારા વાલા રામફળ સીતા વાલા એ દાડમ માં કળ્યું તું ગોઠવી તો જો મારા વાલાએ કર્યું એ કરી તો જોવા બકરી લીંડિયું કરે લીંડિયું બનાવી દો આરો નાના બીબા તો રાખ્યા છે ને શું વાત કરો છો આ કઈ બધું ગાય ભેંસ ખાય એવું જ ખાય છે બોલો છતાં ગાય નું બફો બફો થઈને આવું થાંભેલા એને તસ્તી તો પડતી છે ને એક સરખી આવી લીંડોરી પેપરમેન્ટ જેવી બનાવી એટલે બુદ્ધિ વગર થાય હું એ કઉ છું આ બુદ્ધિ કેટલી બનાવવા વાળી છે એમ કબૂતર ચકલો મોર આ બધા ઉડે બે બેઠક વાળું ચાર્ટર પ્લેન ગજબનું અરે એનાથી નાનામાં નાનું મચ્છર મચ્છર પ્લેન છે આવડું પ્લેન હજી સુધી દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક બનાવી શક્યો કયો તો હું ભગવા ઉતારી ગુલામ થઈ જાઉં છે ધાણ મચ્છર જેવડું આવડું પ્લેન બનાવ્યું હોય આવડું પ્લેન અને પાછું કેવું ગમે ત્યાં ઉડે ગમે ત્યારે લેન્ડિંગ કરે ગમે ત્યારે પેટ્રોલ પરીને રહી જાય ઘણી વાર તો એવી રીતે પેટ્રોલ પૂરે ફૂલ ટાંકી કરી લે પછી નજર જાય છે કેટલું એ હમીંગ કરે છે કાન પાસે આવે તો ખબર પડે પ્લેન નીકળ્યું પ્લેન જ છે પણ પેલા પ્લેન આશ્ચર્ય થાય છે પણ આ બનાવનાર અક્કલ ઉપર આપણને જયારે વિચાર નથી આવતો આ જ્ઞાન વગર થતું હોય ખોપડા વગર થાય વિચાર કરો હું એક જગ્યાએ વાત કરતો અચાનક યાદ આવ્યું મને કીધા ભગવાન મચ્છર કરીને રાખું ખૂબ ખૂબ મને કે હું ખૂબી ભગવાન ને ભગવાન બુદ્ધિપૂર્વક બધું કર્યું હોય તો પછી લે આવે છે માણસ તપ દઈ મરી જાય છે માણા મારવા માટે હું કામ મચ્છર બનાવ્યું તમે કહો બધું અક્કલથી ભગવાન કર્યું આ માણસ ને મારી નાખે છે મેં કીધું એને હમજીને બનાવ્યું છે તારા જેવા ડફોડ વધી ન જાય ને એટલે તારા જેવા મારવા માટે જ રાખ્યા છે આ કેમ ભાઈ દાચુ કચુ જ છે ને મોરારી બાપુ ને એક જણા પૂછ્યું એ કે બાપુ આ હનુમાનજી લંકા ગયા તો ગયા તા તું નતો ગયો લંકામાં ગયા તો પછી મશક સમાન રૂપ કપી સાવ મચ્છર જેવડા હનુમાનજી થયા અને પછી લંકામાં પ્રવેશ કર્યો તો પછી વીંટી ક્યાં રાખી વીંટી આપી હતી ને રામે જોય જોઈ પણ આ સર્જન એ ભગવાન નું જો આ આવું ખોપડું જે વાતું કરે ને અને આ તમે હસો છો લ્યો હા હા હા હા હા એ ભગવાન નું સર્જન છે ભગવાન આવડી મોટી વીટી મચ્છર જેવડા વીટી ક્યાં રાખી મોરાર બાપુ કે તને લઈ ગયા હાચો વાયરે બોલ્યો કે મને લઈ ગયા તો એ વધારે તકલીફ થઈ ને વીટી કહેતા મને ક્યાં હાચવે મચ્છર જેવડા તો પૂંછડે તને પૂછડે બાંધો હતો તો મને વીંટી લઈને પૂંછડે બાંધ્યો હોય બધું કર્યું હોય તો મને ખબર ન હોય તો કે એમાં એવું થયું હનુમાનજી લંકામ ગયા ને પછી ઓળખે પૂંસડા ને ગાભા વીટીને હળગાવ્યું ને એમાં તું હળગી ગયો એટલે તું ગરમીમાં શેકાઈને મરી ગયો ને આ તારો પૂરમ જન્મ છે બીજો જન્મ છે એટલે તું આગલું ભૂલી ગયો છે બાકી હતો તો તું કેવું મચ્છર કેવું ચાર્ટર પ્લેન અને પાછું બીજું નાનું બચ્ચું આ પ્લેન ઠાકોરજી નું બનાવેલું પાછું વિયલું કોઈ હોય બોઇંગ સેવન જીરો બોઇંગ વિમાન હોય એ રાતે પડી રાખ્યું સવારે જાય બાજુ વ્યાણું હોય નાનકડો આંટા મારતું હોય અને ધાવતું હોય એ મમ્મી એવું બને અને આ જવું આ વિમાન કેવું છે વિણસ માંથી માણસ થાય પશુ માંથી પશુ થાય પક્ષી માંથી પક્ષી થાય મચ્છર માંથી મચ્છર થાય ભેજાદાર તો જુઓ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે ગજબ છે તો ઘણા નાસ્તિકો એમ કે છે આ તો બધી સૃષ્ટિ અંધ ધૂંધ છે अराजकता है क्या कोई आयोजन आयोजन न हो तो तू जीवत ना तू जीव जी व्यवस्था कोई पड़ जाए, जाए न साजा करने डॉक्टर दवा आप हाजो थे मरी जाए हम अंधाधूंदी आधाधूंधी में इंजेक्शन मारे तरह मरी गए जीव मदो पड़े तो निमाज पार करे પ્રાણી વિજ્ઞાન ભૂસ્તર વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન અવકાશ વિજ્ઞાન કેટલું બધું કેટલા પ્રકારના આપણે વિજ્ઞાન વિકસાવ્યા તો એનું જે બનાવેલું માળખું છે અંત જ નથી આવતો આઈન્સ્ટાઈન કે હું તો એક ચણાના દાણા જેટલું નથી સમજી શક્યો લો બોલો તો એને ક્યાં કેટલું ગોઠવું છે હજી ઓલા લઈને જોથ્વી જેવો ગ્રહ છે એમાં સેંકડો સેંકડો લોકો કામ કરે છે તોય અંત નથી આવતો અરે આ એક શરીર નું તમે જુઓ તો એ શરીર ની અંદર આંખના સ્પેશિયાલિસ્ટ અલગ નાક કાન ગળા ન અલગ હાર્ટ ના અલગ હાર્ટ વાળો આંખ નું કાંઈ ન જાણે આંખ વાળો હાર્ટ નું કઈ ન જાણે અને તોય પાછો હાટ વાળું અધૂરું જાણે પાછું પૂરેપૂરું પાછું એ ના જાણે દર્દીને વાતું કરું છું તોય તો કે તમારો હૃદય નો એક ધબકારો મને સંભળાવતો નથી તો કે પણ સાહેબ પેલા ભૂંગળી તો કાનમાં નાખો હા હવે તમે જીવો છો લ્યો આવા હાર્ટ સ્પેશિયાલિસ્ટ આટલા આટલા વૈજ્ઞાનિકો છતાંય અંત આવે છે અને આ તમામ પ્રકારના વિજ્ઞાનો એ એકની પાસે જ્ઞાન સરવાળો કરો ટોટલ તો કરો ટોટલ એવું જ્ઞાન એનું અંત આવે નહીં સત્યમ જ્ઞાન મનઅંત કેટલું થિયરિકલ અને પાછું પ્રેક્ટિકલ કેટલું બીજી શક્તિ નામની સામર્થ્ય કે જેવું જ્ઞાન છે એવું પાછું સર્જન કરી બતાવે કે ઘણા એની પાસે એન્જિનિયર સારો હોય આર્કીટેકચર સારો હોય પણ મકાન બનાવવાનું તેવડ નો હોય તો એ શું કામ આમની પાસે જ્ઞાન છે પાછું પ્રેક્ટિકલ જ્ઞાન કરી બતાવવાનું જ્ઞાન પાછું કેવું શક્તિ એટલે અઘટિત ઘટના સામર્થ્યમ અઘટિત ઘટના એટલે કોઈ કરી ન શકે ઘટી જ ન શકે કોઈ નથી ગમે દાદો આવે તો એ કરી દે હવે તમે વિચારો ભાઈ અઘટિત ઘટના સામર્થ્ય કેવું છે આ જળચેતન જે સૃષ્ટિ છે ને એ પંચભૂત જલ તેજ વાયુ અને આકાશ નાનામાં નાનો તમે ધરતીનો કણ લ્યો તો એની અંદર પાંચે પાંચ હોય હવે વિચારો આ કેવી રીતે પાંચ નું પિંડીકરણ કર્યું છે શક્તિ જો અઘટિત ઘટના સામર્થ્ય અણુની અંદર પણ આની અંદર પણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધું છે બધું એક એક કોઈ પણ વસ્તુ લ્યો નવી નવાઈ એ વાત છે ભાઈ કે પાંચેય ભૂત છે એ પાછું એકબીજાને બનતું જ નથી પાણીને અગ્નિ ભેળા કેમ કરાય બે દુશ્મન છતાં બે પાંચે પાંચના ભેળા કર્યા છે અગ્નિ વાયુને વરખી જાય પણ પાંચે પાંચનો પીંડો કર્યો છે ઊંટ પાડો ને આખલો એનો દાખલો હાલરું હોય નાખ્યું હોય આંખલો રાખે અને પછી હાલરૂ જોડે થાય અરે ભાઈ તમારે ગાડું હોય બળદગાડો રથ હોય અને તમારે વરઘોડો હોય હલો ને ઘોડા છોડી નાખો એક પાડો બાંધો એક ઊંટીઓ બાંધો ને એક ખૂંટીઓ બાંધો તમને માંડવે લઈ જાય લઈ જાય પણ બીજે માંડવે એવું આ પંચભૂતનું છે એનું હાલરું એને ભગવાને પિંડીકરણ કર્યું છે એમાંથી આ સૃષ્ટિ કરી છે આ એચ નું જોવો તમારી રીતે કૌલ તમને મજા આવશે એચ એટલે હાઇડ્રોજન અને પાણી જોઈ અઘટિત ઘટના હું અઘટિત ઘટના એચ ટુ એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન શું છે જલને હાઇડ્રોજન પોતે સળગે સળગે ને પોતે સળગી એવો છે હાઇડ્રોજન સ્વયં જૂને બે સળગવાની પ્રકૃતિ વાળા ની એમાંથી જે પાણી બન્યું એ ઠારવા વાળું અઘટિત ઘટના સામર્થ્ય આ કોઈનો બાપ બનાવી શકે નહિ એ સહજાનંદ પ્રભુ બનાવે છે આવું ભગવાન નું શક્તિ સામર્થ્ય છે બીજુ સામર્થ્ય પછી ત્રીજું પેલું જ્ઞાન બીજું શક્તિ ત્રીજું બળ બળ શું છે સર્વધારણ સામ આ બધું ટકાવી રાખ્યું છે આ જો માળા છે તો આ ક્યારે ટકી છે દોરો છે તો આ દોરો નીકળી જાય તો આ સૂર્ય ચંદ્ર નક્ષત્ર ગ્રહ માળા છે એનો દોરો દેખાય તમને છતાંય દોરો છે ને જેને આપણે ગ્રેવિટેશન ફોર્સ કહીએ છીએ તો પૃથ્વી એના માર્ગમાં જ જાય છે આટલા વર્ષોથી લાખો વર્ષોથી ફરે છે પણ એના માર્ગમાંથી ગઈ અને જો ત્યાંથી છૂટી પડી જાય તો આપણે ક્યાં જાય એ કોઈને ધારણ કર્યું છે એ સર્વ ધારણ શક્તિ છે વિખાવા દેતા નથી આ એની શક્તિથી આ એના ફોર્મમાં છે વિખાવા નથી દેતા આ આપણું શરીર છે વિખરાઈ જાય વિખાવા નથી દેતા સર્વધારણ શક્તિ છે અનંત અનંત બ્રહ્માંડોને આવી રીતે ધાર્યા છે અનંત અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જે જીવો છે દેવો છે ઈશ્વરો છે દેવતાઓ છે એ બધાને પાછા નિભાવે છે બધાને પોષે છે બધા અને આટલું બધું કામ કરવા છતાં પાછો ક્યારેય થાકતો નથી આજ તો માથું દુખી ગયું અમૃતાંજન બામલાઓ ક્યારેય દાખલો નથી જરાય પણ થાક નહીં જરાય કંટાળો નહીં એવર ફ્રેશ આ બળ નામનું ભગવાનમાં સામર્થ્ય છે નહીં તો આપણે ચાલીસ પચાસ વર્ષ જીવીએ તો કંટાળી જાય હે ભગવાન બસ થઈ ગયો ઉપર હડેલા ને હું નાખવો ભગવાન થાકતો નથી કંટાળતો નથી ચોથું સામર્થ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય એટલે સર્વ નિયમન સામર્થ્ય સર્વ નિયમન બધાનું કંટ્રોલ કરે છે ભાઈ કોઈ ચૂકે ચા ના કરી શકે અનંત અનંત અનંત અનંત કોટી જીવાત્મા હો અનંતકોટી જીવાત્મા આ પૃથ્વીના ગોળા ઉપર છ હાડા છે આ જ વસ્તી છે પણ કીડા મોકડા મચ્છર આ બધાને ગણો મેમનગર ખાલી મચ્છર ગણો એમાં ખાલી ગૌશાળા નું મચ્છર ગણો એમાં હશે ને થોડા મચ્છર બાકી ફેશનેબલ છે ગાયોને ટ્રીટમેન્ટ આપણને નથી મળતી એવી મળે પણ કેટલા જીવ થયા અનંત બ્રહ્માંડોના એ સાહેબ કાઉન્ટમાં આવે નહી બધાનું પાછું કરે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય એક હળી કોઈ ભાંગી કે નહીં દેવો કિશ્વરો કોઈ કોઈ જીવ ચું કે ચા નખાય સ્વમ સ્વામિત્વ છે એવું કઈ ન કરી શકે સ્વામી તો તમે કહેવા છો પણ ઘરમાં હાલે નહીં સ્વામી તો કેવો ઘરના તમને કે સ્વામી નાથ પધારો ના હવે ક્યાંથી કેતા એ તો જમાના સ્વામી નહીં સ્વામી ભગવાન ખરા અર્થમાં સ્વામી નારાયણ છે કોઈ ચૂંટે ચા શકે નહીં કેવું નિયમન કંટ્રોલ અંતઃ પ્રવિષ્ટ શાસ્તા એની અંદર બેસીને શાસન કરે છે હવે ક્યાં જાય મચ્છર જેવું હોય તો એની અંદર ઘુસીન શાસન કરે સ્ટીરિંગ જ હાથમાં લઈ લે એના હાથમાં સ્ટીરિંગ શું કરે બોલો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઉનકે આગે કહા છુવાય જિનકે હાથ મે એટલા જ માટે પાછા કેવા છે સર્વ કર્મ ફલ પ્રદાતા છે બધાને પાછું પેમેન્ટ આપે વગર પગાર રોકો જેવું કરે એવું પાછું તરત જ પેમેન્ટ રોકડું કોઈ એવું નહીં કેટલું અંદર બેસી બેસીને પાછો બધાનું જાણે અને કેવી રીતે જાણે સાહેબ યો વેતી યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ સરસ્વદા આ શ્રુતિ કે છે વેદ નિરૂપણ કરે છે મહારાષ્ટ્ર માં ધ્યાન રાખે રાજસ્થાન યો વેતી યુગપત એક સાથે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત અનંત જીવો એક સાથે ધ્યાન રાખ એ ભાઈ જરા વિચારો તો છો ને હરે તમે જોયું એ કેવું તત્વ છે જા બધું જ જાણે આજનું જ જાણે કાલનું ના જાણે એવું નહી આ જન્મનું જાણે એવું નહી અનંતનંત આપણા જન્મો થયા છે ને અનંત અનંત જન્મો થયા છે મહારાજે શ્રીજી મહારાજે ખગોળ ભૂગોળ કીધું છે કે જેટલું દરિયાનું પાણી છે એટલું તો આ જેવું માતાનું ધાવણ ધાવ્યો છે એટલા તો જન્મ લીધા છે અર્જુનને કહ્યું નહી બહુ ની જન્માની મેં વ્યવા અર્જુન મારા તારા હે અર્જુન અનેક જન્મો થઈ ગયા છે અવતારો થઈ ગયા છે બધા હું જાણું છું પણ તું જાણતો નથી લ્યો બોલો યો વેતી યુગપદ સર્વમ આપણે ક્યાં ક્યાં ક્યાં શું શું કર્યું એ બધું જ જાણે છે જયારે ડિલીટ થતું નથી કોમ્પ્યુટર માંથી અને પ્રત્યક્ષ જાણે છે આમ હથેળીનું ટીપું પાણી પાણી ટીપુ હથેળીમાં આમ જોઈ એમ પ્રત્યક્ષ નજર સામે જુએ ગોરઅધારું હોય તો નજર સામે જ જોવે બોલો બોલો બોલો કેવું એનું સામર્થ પ્રત્યક્ષ નજર સામે અને પાછો સ્વતઃ જાણે છે માણસો નથી રોક્યા પોતે જાણે છે માણસો નથી રોક્યા ભાઈ તમે આટલું સંભાળજો તમે આટલું સંભાળજો પછી મને રોજ રિપોર્ટ કરજો ના એમાં ગાલમેલ થઈ જાય પોતા કોઈ માણસની જરૂર નહીં કોઈ મીડિયાની જરૂર નહીં કોઈ સાધનની જરૂર નહી ખાનગી કેમેરા એ ગોઠવવા પડે એને ખાનગી ઉતારી ઉતાર લો કેમેરા ના એને એ જરૂર ન પડે લાઈટની જરૂર ન પડે ગોરંધારામાં ગુફામાં ગમે ત્યાં ધરતીના પાટણમાં દબાઈ ગયો તો એ જોવે અને આપણે તો ચશ્મા નો હોય તો કાંઈ નો દેખાય લાઈટ નો હોય તો કઈ ન દેખાય હોય સાધન જરૂર નહી સ્વત જોઈએ હું કોણ છું સાધુ છું આ છે તવંગ ગરીબ કઈ જણાય બધું હવાર ઉડિયા પછી કે હા હું હું ફલાણો અને એ આપડી જિંદગી નું આખું આપણને ક્યાં સ્મૃતિ માં છે કેટલું માસ્ટર ભણાવે છે એમાંથી માન જરાક યાદ રે છે એવા ભગવાન સર્વ નિયમન કરનારા શક્તિ વાળા અને પાછા વીર્યવાન છે કેવા વીર્યવાન એટલે અવિકારિત્વ માયા માં રિયે માયાનું ધ્યાન રાખે સારા નબળા ભૂંડા બધા કર્મો કરનારા છે એ બધાનું ધ્યાન રાખે બધાનું લિસ્ટબ કરે બધું કરે છતાં એને કોઈ દોષ અડે નહીં એવા વીર્યવાન છે અને એવા તેજ એટલે એવા તેજસ્વી છે પરાભિભવ કા સામર્થ્ય બધા જ તેજમાં પરાભવ પામી જાય છે ઢંકાઈ જાય છે એને કોઈ પરાભવ કરી શકતું નથી એવા ભગવાનના છ ઐશ્વર્યો છે એટલે ભગવાનને ભગ એટલે ઐશ્વર્ય એટલે ઐશ્વર્યવાન એટલે ભગવાન કહેવાય છે હવે જેને આપણે ભજીએ છીએ એ એવા છે તમને ખબર છે ને પહેલાના જમાનામાં પેલા સ્વયંવર થતા સ્વયંવર રાજકન્યા પરણવા યોગ્ય થાય એટલે બધે રાજકુમારોને મેસેજ આપવામાં આવે પછી નિયત દિવસે બધા રાજકુમારો આવે રાજસિંહાસનો બધા નાખ્યા હોય બધા બેઠા હોય અને સખીઓની સાથે પેલી રાજકુમારી છે એ પછી નીકળે અને એને માહિતી આપવામાં આવે કે આ દેશનો રાજા છે ને આવે એની વિદ્યા છે ને આવે એના ગુણ છે ને આવું એને ઐશ્વર્ય છે અને એ રાજકન્યા વરમાળા લઈને ફરે એમાં જે વિશેષ સામર્થ્યવાન વિશેષ સત્તાવાન ઐશ્વર્યવાન પ્રભાવવાન કોઈ હોય એના ગળામાં હારનાળા પહેરાવે છે રાજકન્યા ઉત્સુક થઈ જાય ને પરણવા આપણે બધી કન્યાઓ છે પુરુષોત્તમ વર છે આ ગુણો છે જેમ રાજકન્યા રાજકુમારના સારા ગુણ જુએ એટલે પછી એમાં આકર્ષિત થઈ જાય એ મુમુકશું ખરેખર ભગવાનના આવા જો ગુણ મહિમા સમજે તેને ભગવાનમાં આકર્ષણ થાય અને એને વિશે અત્યંત હેત થઈ જાય કારણ કે એને વરીને પોતે નિર્ભય થઈ જાય છે આવો ધણી મળે જેને તો એ પછી કન્યાને કોઈ ચિંતા ખરી એના સુખમાં કશી કચાશ ખરી પછી એને વરવા માટે કેમ આતુર ન થાય પણ એવું જીવમાંથી સમજાય તો એવો મહિમા સમજાય ત્યારે એને અસાધારણ ભગવાનમાં પ્રેમ ભક્તિ થાય છે હવે સમજો અને એ અસાધારણ પ્રેમ ભક્તિ અસાધારણ ભક્તિ અસાધારણ સ્નેહ ભગવાનમાં એનાથી જ મોક્ષ થાય છે મોક્ષનું કારણ ભક્તિ જ છે શંકરાચાર્યજી મહારાજે વિવેક ચૂડામણીના બત્રીસમા શ્લોકમાં કહ્યું છે મોક્ષ કારણ સામગ્ર ગર્ય નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું છે ભક્તિ રેવ ગરીયસી ભક્તિ રેવ ગરીયસી ભક્તિ રેવ ગરીયસી ભક્તિ જ શ્રેષ્ઠ છે અને મોક્ષનું કારણ ભક્તિ જ છે તો તમને એમ થાય ને અહીંયા મોક્ષનું સાધન મહારાજે ભગવાનનું જ્ઞાન અને મહિમા શું કામ બતાવે એમ કેમ ન કહ્યું કે અસાધારણ ભગવાન વિશે ભક્તિ થાય એ જ મોક્ષનું સાધન છે એમ કેમ ન કહ્યું સમજીને કારણ કે આ બે સાધનોમાંથી એવી અસાધારણ ભક્તિ પ્રગટે છે એટલે મૂળ કારણ કહ્યું છે કેવી ભક્તિ જન્મે છે કે સાકાર ભગવાનની ઉપાસના વાળી અને મહિમાથી અસાધારણ પ્રેમવાળી આવી ભક્તિ જેમાંથી જન્મે છે એવા બે સાધન કયા છે કે ભગવાનનું સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને ભગવાનનો યથાર્થ મહિમા સમજાય ત્યારે ભગવાન ભજે તો પણ સેવા મુક્તિ ન પામે જો સાકાર સમજતો હોય હવે આપણી વાત છે આપણે સાકાર નિષ્ઠામાં કોઈથી વાંધો નહીં આવે ત્યારે નિરાકાર સમજવાના કોઈ છે નહીં તો આપણે અધૂરું શું છે અધૂરું એ છે મહિમા સમજાણો નથી એટલે ભક્તિ અસાધારણ નથી કયો હા કે ખોટું કે સાચું નિષ્ઠા સાકાર બરાબર છે અસાધારણ ભક્તિ નથી કેમ ભક્તિ અસાધારણ નથી ભગવાનનો જોઈ એવો મહિમા સમજાણો નથી મહિમા કેમ સમજવાનો છે હમણાં કહ્યો એવો તાત્વિક એવો મહિમા સમજાય ત્યારે ભગવાન વિશે અસાધારણ હેત થાય તો આપણને તરત એમ થાય કે આવો તાત્વિક મહિમા બધા સમજે એ વાત બધાને કંઈ અનુકૂળ પડે નહીં સમજાય નહીં ક્ષમતા ન હોય તો શું કરવું એટલા માટે મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો છે એ સમજવાનો છે પેલો પ્રશ્ન પૂરો થયો બીજો એ મુક્તાનંદ સ્વામી એટલે પૂછ્યું મહારાજ ભગવાનને વિશે સ્નેહ તેનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ અને જ્યારે ગુણને વિચારીને સ્નેહ કરે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય માટે હેત કરવું તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં મૂઢપણે ભગવાનને વિશે હેત કરવું અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું અને એ હેતને મૂઢપણાનો હેત કહીએ अरे भगवान महात्म्य जाने जो हेत थाय तो बीजीज रीतन एम जाण अपने चात नहीं होतीविक रीते भगवान महिमा समझा नहीं जे हेत थे ये महाराज के एले तो कोई आए नही जो आम नहीं समझी सकता तो शू कर तो महाराज के तो मूढ़पेण हेत करो जो समझवाजू महात्म तात्विक समझी हरी सके यमता नहीं बुद्धि हलती नहीं તો મૂડ પણ હેત કરો જો બોલો સાવ સીધું ચટ પણ એવું હેત નહીં થાય ત્યાં સુધી કલ્યાણ નહીં થાય એ ચોક્કસ પાછું કા મહાત્મય સમજીને કરીએ અને કા મૂઢપણે કરીએ મૂઢપણાનું હેત એટલે કેવું કેવું હેત જેવું દેહના સંબંધીઓ સાથે છે એવું દેહના સંબંધીઓ સાથે હેત છે મૂઢપણાનું હેત છે જેવું હેત ભાઈમાં છે જેવું મા બાપમાં છે જેવું સ્ત્રીમાં છે જેવું છોકરામાં છે એ હેત મૂઢપણાનું હેત છે એમાં કોઈ વિચાર નહીં એટલે વગર વિચારે આનું આંધળું હેત અક્કલ હાલે નહીં કે હું આને હેત શું કામ કરું છું એને કહેવાય મૂઢપણાનો હેત બુદ્ધિની કોઈ જરૂર નહીં બુદ્ધિ હાલે વાપરો તો પાછી ફરે વાપરો પાછી ફરે હેત એટલે હેત તમારે ત્યાં છોકરાનો જન્મ થાય એટલે પછી તમે બે માળે મીટિંગ કરો હેત કરીશુંક નહીં बहु रूपा गुण्यल छेन एक हम ये, ये त्रिराशी मा बापा ना ये तो जो प्रगट थे घर लाला आया है बस पूरु અને એ હજી એક જ દિવસનો થયો હોય અને એમાં એને પાછો હોસ્પિટલમાં દાખલ કરવાનો હોય તોય હરિભક્તો હોય તોય ફોન કરે સામે પ્રાર્થના કરજો છોકરાને તકલીફ થઈ ગઈ છે ક્યાંથી હેત થઈ ગયું હજી એના ગુણ જોયા નથી એના શીલ જોયા નથી જો મૂઢપણા નું હેત છે અમને ઘણી વિચાર થાય કે હજી કઈ છોકરો પ્રગટ થયો છે ધરતી ઉપર એમાં આટલું બધું રડવાનું આટલી બધી માનતાઓ શરૂ થઈ જાય આટલું બધું રડવાનું શરૂ થઈ જાય મારા સામે એવી એવી આંખમાં આંસુ આવે કોઈ આપણને ભગવાન ના ભક્ત માં આપણા માટે ક્યારે આંસુ આવે આ મૂળપણાનું એ છે ને એની પાછળ કારણ ગોતી દો લો તમે અકલ કામ કરતી કયો ત્યારે જે છોકરાને માવતરમાં હેત છે એ વિચારી બાપુજી બઉ રૂપાળા છે એટલે હું હેત કરું એક બાપુજી છોકરા ખીજમાં બોલી ગયા ખાલી આમ તો હેત બહુ હોય જ ખીજમાં ને ખીજાણ માનતો નથી હવે તારું મોઢું વાંદરા જેવું છે તે છોકરો કે પપ્પા જુઠું ના બોલો મારી મમ્મી તેમ કેતા તારું મોઢું અસલ તારા પપ્પા જેવું છે માવતર માં હેત થાય છે છોકરા એ પોતાની માં કોઈ ડાકણ કે નઈ નઈ કાળી હોય કલોટી હોય ગોબરી હોય ફૂહડ હોય અપલખણી હોય ખરેખર હોય ચોટી હોય કજીયાળી હોય કંકાસણી હોય ચૂડેલ હોય હોય ચંત્ર મંત્ર કરતી હોય ભરખી જતી હોય ઘણું બધું કરતું પણ એને માં એટલે માં આને મૂઢપણા હેત કેવાય શાસ્ત્રીજી મહારાજ કેતા મૂઠપણો શું વીસ વર્ષ સાધુ રહ્યો હોય પણ નીકળી જાય સીધો ઘેર જાય ગોતી લે તરત બોલો પપ્પા લાવ મારો ભાગ ને હવે મને પરો અને વોયલા પાછા સ્વીકારી લે હસી હવે છોકરું છે ને આ મૂટપણો નું હેત અને બાકી તમે કીધું સાધુ પધરામણી ન આવ્યા હોય પછી બીજે વર્ષે સામેથી આવે તો હેત છોકરામાં છે કેવું પણ શ્રીજી મહારાજ કે ગરડો થઈ ગયો સાઠ વર્ષ થાય દીકરો આવે અને પછી દીકરો કરી આવે તાણે પાઘડી પાડી નાખે પેટમાં પાટું મારે ગાળો દે તો છોકરાનો અભાવ આવે નહી આને શું કહેવાય મૂટપણા નું હેત અને છે કઠણ વેણ કીધું હોય તો સામ જોવે નહી કલ્યાણ ક્યાં થાય મૂઢપણા નું આવું મૂઢપણા સંબંધીઓમાં છે એવું અમે એ ગામડે વર્ષો પહેલાં હું ત્યારે નવો નવો સાધુ ગામડે ગયેલા ફરવાનું હોય ત્યારે ગામડા ત્યારે એવી રીતે નવા નવા હોય ટ્રેનિંગ સારી મળે એક ગામ ગયા અમે પહોંચ્યા બપોરનું ટાણું એટલે સે જે હરિભક્તનું ગામ મંદિરે પહોંચ્યા અને તરત બે પાંચ હરિભક્તો આવીને તરત સાફસુફ કરવું રસોડો ધવા આ કારણ કે ઘણા મંદિરો એવા હોય કે સાધુ આવે પછી જીવતું થાય એટલે બધું સાફ કરવાના અંતે બે પાંચ હરિભક્તો આવી ગયા અમે નાના સાધુ અમારે બધે પથારી કરી દેવાસન કરી દેવા બધે વળગે એ બે પાંચ હર ભક્તો હતા એ તો ઓછા પડે પાંચે જણા તાત્કાલિક બપોરને ટાણે થાળ કરવાના હોય આ હોય તે હોય ને આપણે પાણી ભરવા બધું એમાં એ કરી ભગત હજી મને નજરે દેખાય છો એ કાંખમાં છોકરું હેઠું જ મૂકે નઈ હેઠું એ કાંઈ છે આમ પાઇપ ગોતે કાંઈ હાવણો લે મેં કીધું તમે આને ગળી નીચે પધરાવો ને જી પધરાવો પધરાવો મને કે તમને ખબર કામ કરો અને દેખાય છે એવું અસલ વાંદરા જેવું અને ખરજવા થયેલો તો વાળા અર્ધા ભાગના નવાણું ટકા ઉતરી ગયેલા આંખું સુસલું નાક લહણ કળી જેટલું એમાં પાછું ઇન્ડિકેટર ચાલુ માટલી કી ચોટાડી એવી ફાઈન બાદરાખોર તો એવું લખેગ વધે કે તમે આને પધરાવો એક બાજુ તક ના હું એમાં ખબર નો પડે ભાઈ હા ખબર પડે આમાં કોઈ ભગવાન ની ખબર ના પડે આપણને ત્યાં થઈ ટાંટાલી નાખી આવ્યું પણ એના માવતર ને જરાય થાય નહી આ મૂઢ પણ આવ્યો તમે જોવા ગ્રસ્ત હોય પોલિયો થઈ ગયો હોય માવતર કેટલું ધ્યાન રાખે મોઢામાંથી લાળો પડી જતી પણ કોઈ દિવસ માવતર ને પોતાના દીકરા સીધી ભાઈ ને સીધકા વાલા આ મૂળ પણ જો રૂપ ગોતીન કરવાનું હોત તો કોક છોકરા રેતા જ નહીં રૂપાળા ઉપડી જ રાતોરાત પણ પોતાનો એટલે બસ પોતાનો અને પાછું કેવું કે એનો એ છોકરો મોટો થઈને મારે ખાવા ના દે વૃદ્ધાવસ્થામાં નાખ્યા તો ત્યાંથી એના પાસે કાર્યકરો પાસે ફોન કરાવે મારા દીકરાને ફોન કરો મને મળી જાય મને અણોહરું લાગે છે મને અહક થાય અમારે ગંગા બાબા હતા ને એ હતા મેડિકલ ની અહક અહક હું બોલી ઈ કયો રોગ નવો એન્થ્રેક્સ જેવો આહક અરે તમને હું થાય છે કઉ છું અહક થાય છે માથા કુટમાંથી એ ક્યાં નાડી જોઈ લો હું તો આ પેરું છું છોકરા ને ફોન કરો માર્યા હોય કાઢી મૂક્યા હોય તોય મરતા મરતા એનું મોઢું જોવું છે અને કાંઈક મરણ મૂડી ગાંઠિયા રાખી હોય એ પાછી છોકરા ને દઈ ને મરે છે હવે આમાં અક્કલ કામ કરે છે અને શું કેવાય મૂઢપણાનું એ છે આવું ભગવાન ને ભગવાનના ભક્તોમાં સાધુ માં એ નથી ને જો થાય તો તરી જવાય એટલા માટે કહ્યું કે મહાત્મા વિચાર નથી કરી શકતા તો મૂઢપણા નું કરો મારા સાધુ મારા ભગવાન પૂરી થઈ ગઈ માં ઓળખાવે દીકરા આ બાપ પછી પતી ગયું ને પછી છોકરો જોવા ઉભો રે મારા બાપુજી કેવા છે સિતારા એમ સાધુ સદગુરુ ઓળખાવે દીકરા આ ભગવાન બસ ધ્રુવજીને પ્રહલાદજીને નારાયણજી એ કહ્યું કે નારાયણનું ભજન કરો એ આપણો પરમ પિતા છે પતિ ગયું પછી એ બે કેટલી વિપત્તિ હોય પણ ડગનો દોરો લીધો હોય તો કયો વનમાં રહ્યા છે તો કઈ નહીં બીઆ હોય પણ નહીં મારો બાપ છે બાપ છોકરાને જાળવે જ પ્રહલાદજી કે બાપ કોને કહેવાય ખોળામાં ફેરવે મને છે બીક છે મારો બાપ જ એ નારાયણ છું બસ કીધું ને પકડાઈ ગયું ભગવાને કેટલું રાખવું પડ્યું અગ્નિમાં નાખી દીએ તો ન્યા દોડી પડે કેમ મૂઢપણા નું હેદ છે અને જેમ ગુણાતીનંદ સ્વામી કહ્યું છે કે છોકરાનું જેમ માવતર જતન કરે છે એમ ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરે છે પણ મૂઢપણાનું હેદ થાય તો એ જમાનામાં એ કાઠી દરબારો એ ગામડાના ભણ લોકો એ સાધુ એ ઓળખાયું કે આ ભગવાન સ્વામિનારાયણ બાસ પછી જો મૂઢપણાની ભક્તિ કેવા ભક્તો થયા નિરાવરણ દ્રષ્ટિવાળા મૂઢપણાનું હેદ મહાત્માની ખબર નથી અંત પૂછો કે ઐશ્વર્ય શક્તિ શું કહેવાય ખબર છે જ્ઞાનમ સત્યમ જ્ઞાનમ અને અંતમ વ્યાખ્યા કરો ખબર છે એ ઉપલેટાના લાલા બાબા સમાધિમાં રહેતા હોય એને ખબર નથી મૂળપણાનું હેત આવું મૂઢપણાનો હેત થાય બે અને એ એ ગામડાના હતા પણ મૂઠપણાનું હેત કેવું હેત કોને કહેવાય મૂઠપણાનું ખબર છે હજી શું ગમે એટલું ભજન કરે ગમે એટલી પ્રાર્થના કરે છતાં વ્યવહાર હારો નો થાય તોય ડગ નો થાય ચિત્ત ડગે નહી પ્રાર્થના કરે ન સાંભળે સાંભળે તોય ન થાય આ ભગવાન નથી મારા હું જોતા વિચાર જ ન આવે કેમ તમને છોકરાઓને માવતરને કેટલા હેરાન કરતા હોય તો માવતરને એમ કોઈ દી થાય કે આ છોકરો મારો નથી થાય કોઈ દીધ તો ભગવાનમાં થાય તો મૂઢ પણ હેત નથી નથી થયું જે મૂટપણે જઈને ભજાય ગમે તેવા કષ્ટો આવે અરે ખાવા નરીએ નરસિંહ મહેતા કોઈ દી થયું કે આવો આવો વિશ્વભર થઈને મને ચપટી ચોખા નથી દેતો કોઈ દી એને એક એક કીર્તનમાં ક્યાંક કીધું બસ એ મારો બાપ છે મારો બાપ છે હેત ડગે નહી કુતરકો થાય નહીં નિશ્ચય અનિશ્ચયનો ઘાટ ઉઠે નહીં ભગવાન આવું કેમ કરતો છે તો મૂઠ નથી એ મારો બાપ છે જે કરતો હોય છે એ સારું જ કરતો છે આને મૂઢ પણ કહેવાય આ ભૂવઘટનાના હરિભક્તો મકાન સળગી ગયા એ વખતમાં શિવજી મહારાજ વખતમાં તો કે તમે સત્સંગી ત્યાં બધું હળગું કે હા સાધુ કેતા ગયા કે અમારા પામે સત્સંગી થાવ ને એટલે તમારા પાપ બળે આ બેળ્યા નજરે જોયા ત્યારે ભાય્યા નતા આ મૂઢ પડ્યું ઘર બળ્યા તો કે પાપ બળ્યા તરક જ ન થાય એને કંઠી પહેરીને આવું કેમ થયું આપડે તો હવા કંઠી પહેરી હોય બટા વાળા વાલો પાપડીનું વટાણા નું શાક ને ચોળી નું ખમણ ઢોકળાઇસક્રીમ દૂધ નું બધું ભીંડો બધું ભેળું કર્યું હોય અને પછી કથા વાર્તા થઈ ને પછી કંઠી પહેરે હવારે થઈ જાય ઝાડા એટલે સાધુ પાસે મારા કંઠી કાઢ લો મને કંઠી વાયડી પડી એટલે કંઠી વાયડી નથી પડી એટલે ઢોકળા વાયડા પીડા છે હોયલા ને આ થાય છે તો પાપ બળી ગયા ગમે તેવા પોતાના ભગવાન વિશે કોઈ તર્ક કુતરકો શ્રદ્ધા શ્રદ્ધાના વચનો લાવે અરે સંપ્રદાય ની અંદર ક્યાં ગયો આવી બધી લીલામ થાય છે આબરુ નહી ને ડગ ન લે એ મૂઢપણા નો છે મારો માલિક માલિક એને ખબર જ છે આવું આવું છે આ મૂઢપણા નું છે એ દાદા ખાતર મૂઢપણું બસ દાદા નહીં આવો હા મારે આવડો મોટો ભંભો અવડું મોઢું પોટ ઘડો આટલું મોઢું અને કોલું કોળું એટલે તરબું જેવું આવડું લાંબુ હોય ને આ મોટું પોળું દાદા તું આમાં નાખ ગોઠણિયા ભરથી ઓલા ઘડામાં નાખે આપણને શું કીધું હોય દે આ નાખી જઈ તો આમ જોઈ હમ આવો મોટું કોળું તરબુચ આમાં ઘડામાં જાતું હશે પણ મને આવડતું નથી બુદ્ધિ વેચી નાખી કેવાય આને એને મૂઠપણાનું અક્કલ નહીં એટલે નહીં હાલે એટલે હાલવા જ નહી દેવાની બુદ્ધિ નું કામ તોડવાનું છે એ કરવાનું જ નહીં કેટલી વેચી નાખીએ છીએ તો દાદા દાદા આપડે કહીએ છીએ પણ આ થાય ગામ ધણી દરબાર હોય બધા બેઠા હોય નાના છોકરા ખેલ છે નાનું છોકરું હોય તો લોકો તાળીઓ કોળું નાખવું અને ઓલો ગલઠોચ્યા ખાઈ જાય ને તોય પાછો કેમ આમ થાય છે તો કે આ જાતું તો છે પણ મને આવડતું નથી કેવું મૂડ પણ આનું એ જો ખાટ ઉપર મહારાજ બેઠા આ બાજુ જીવ આ બાજુ લાડુ બા ઉપર દાદા ખાચર ને કે તું હિચકાય મારા જે બે દીકરીઓ એમની બેનો એના ખભા ઉપર હાથ રાખ્યા હિચકાય દાદા ખાચર હિચકાવે બે હાથ શું થાય કયો અને અમે ક્યાંક ક્યાંક બહાર જતા હોય ત્યાં કોઈક ને એને સંભળાવતા સામિનારાયણ જુવાન છે એની બેનો જુવાન છે ત્યાં ત્યાં પડાર્યા છે એને ડગ તમારે સાધુ આ રીતે વગર ની તમને કોઈ વાત કરે કરોડો નો ગોલમાલ કર્યો બંધ થાય કરોડો ગોલમાલ કરવા કરોડો જોયું તો ખરા ને પેલા કરોડો ગોલમાલ કરવા કરોડો જોઈ કે ન જોઈ પૂછવા ના આવે અને કે અમે તો તમારા છે ને પણ આવું મોઢે કીએ અને પાછું આ દ્રશ્ય જોવે એને કઈ થતું જ નથી કઈ થતું નથી મહારાજ પૂછવું પડ્યું એની ધીરજ ના રહી કે દાદા તને કઈ નથી થતું હું આવું ખેલ કરું છું એ મહારાજ મારી બેનો બ્રહ્મ ની મૂર્તિ છો તમે પર બ્રહ્મ છો મને એમાં કોઈ શંકા ના હોય કોઈ શંકા અને નહીં કાઠીનો જમાનો ઓઝલ પડદાનો આજની જેવો જાય ને જમાનો એવો નહોતો એ ઓઝલ મર્યાદાનો એવો જમાનો એ કાઠી દરબારો આજે પણ એ કાઠી દરબારો આવી રીતે મર્યા હોય ઘણી જગ્યા હોય છે આંગળી નો એ જમાનો એ મર્યાદા ઘાટ નથી થતો ઘાત નથી થતો એ નહી હજી વિચારો હજી વિચારો દાદા ખાચર ના છ ગામડાનો ગરાસ હતો અને એ બધા વિરોધીઓને એને થઈને એ કેસ અંગ્રેજ બ્રિટિશરો હતા ને એની સરકારમાં દાખલ કર્યો કે આ ગિરા એના ગામ ખાલસા કરવાનું એ બધી પદ્ધતિઓ જે કઈ હવે કેસ દાખલ થયો એને છે આ એના હકના નથી હવે અંગ્રેજ અમલદાર અધિકારી કલેક્ટર જે હોય એને મળવા જવાનું હોય તારીખ પડી હોય કેસ ચાલતો હોય એટલે મહારાજ આ પાસે આવે દાદા ખાજર કે મહારાજ કે આ ગિરાજ ને તકલીફ નો કેસ છે હવે મારે જવાનું છે ને આ તારીખ પડી છે મહારાજ કેવો હો હો આવો આવો એ હાર લાવો બ્રહ્મચારી હાર પહેરાય ને આશીર્વાદ રૂડા આપીએ કે એની ફતે થઈને આવે એ દાદા ખાતર ને હાર પહેરાવે બે હાથ મૂકે માથે ઊભા થઈને બથમાં ગાલીને જાઓ જાવ અમે તમારી ભેડા છીએ તમારી તો ફતેજ જાઓ ન્યા જાય ધોયેલ મૂળા જેવા પાછા આવે કોઈ કામ પતે નહી પાછા વિ વારે વારે જાય તોય દાદાને એમ નથી થતું મારા ભગવાન છે કઈ બીજું છે તમે કયો તમને ત્રણ વાર આશીર્વાદ આપ્યો આવો અમે તમારી વેળા છે તમે ઇન્ટરવ્યુમાં હોહરવા નીકળી જશો હોહરવા અને પાછું ફરવાનું થાય તો ચોથી વાર નો આવે ખોટા સાધુ છે નહી આશીર્વાદ ન ફરે આવે ચોથી વાર લેવા આશીર્વાદ ના આવે મૂટપણું જો આને ઘેરે ભગવાન એનું જ પાછું ખાવાનું એનો જ આશીર્વાદ દે ન થાય અરે સાહેબ જવા દો એને ઘેર દીકરો નહીં એને દીકરો નહી કેટલા મહેમાન આવે જમે નહી કારવાય નહી જેને ઘેર પરબ્રમ જેના ગોપાળાનંદ સામે જેવા સાધુ બગલમાંથી વાળ તોડીને હાથ હાથ દીકરા દઈ દે એને ઘેર શેર માટી નહીં તો દાદો ને એમ નથી થતું મને આ રી અહીંયા ને જો તમે જુઓ જુઓ કોઈ ની ઘાટ નથી થયું અને તમે દસ વર્ષ સુધી હંજવારી વાળી હોય જો નો શેર માટી પુરાય તો પછી પ્લેસ બદલી નાખો સ્થાન બદલી નાખો મૂળ પણ થાય છે એમ થોડું થાય કોઈ વિચાર અને એને પાછું બીજા કે મહારાજ હવે આ બહુ મેણા આવે છે દાદા ને દીકરો હોવો જોઈએ મહારાજ કહે તો બીજું લગ્ન કરીએ લ્યો એટલે છે એમાં નો થાય એ ભગવાન છે અને દાદા ખાતે બીજી વાર પર કેવી કેવી લીલાઓ છે દાદા ને સંકલ્પ થયો સાંભળનારાયણ થાય સાંભળનાર ઘણા થાય છે જો આ બે બે બે બે બે બે બે આવ્યા ઉત્તર થી આવ્યા આ બધી મિલકત લઈ પછી એમના કુટુંબ બોલાવી અને બે ને વેચી દીધી અક્કલ ના ઓછમીર સમજણ માં છાંટો નથી પાછો મોટો ક્રાંતિકારી થઈને ફરજ જે હરિયર્યા છે એને શંકા નથી આને છેડો નથી નેડો નથી નાઠો નથી આશ્રય નથી કંઠી નથી માળા નથી એનું કઈ એને ખાવું નથી પીવું નથી આપણે કઈ દેવું નથી પણ તોય ચોઈ અને ઓલા તર્ક નથી થતા આને કોઈ તર્ક ક્ષમતા નથી મૂળ પણ હેત એટલે મહારાજે કહ્યું હેત કોનું નામ હેત કોઈ વિચાર જ ન જોઈ કોઈ વિચાર જ ન ઉઠે એને હેત કહેવાય વારે વારે વિચારે આ આમ નહી હોય આવું કેમ એને હેત નો જાય વિચાર જ ન ઉઠે હેત નું નામ જ એ નિર્વિચાર દશા તમે નવા નવા પરણો ત્યારે નિર્વિચાર દશા હોય અને પછી વિચાર પેદા થાય બધા હે મારા બાપે હીરો આ ગધડા ક્યાં ભાઈ કેવા હારા હારા માંગા આવતા હતા મારા બાપને હાપરો હરપે આડો ન વિચાર પેદા થઈ ગયો ને નિરવિચાર દશા એ જ પ્રેમ લક્ષણ છે ઉદ્ધવજી એને લઈ ભગવાન શ્રીકૃષ્ણ મથુરામાં કુબજા ત્યાં ગયા ટૂંકમાં ઉદ્ધવજીને બહાર રાખ્યા કુબજા જુવાન શ્રીકૃષ્ણ જુવાન બુદ્ધોજીને ક્યાંય દરવાજે રહીજો કોઈ અંદર ન આવે અને એના કાઢે કાકા થાય અને અંદર ભતરીજો આખી રાત એની સાથે વિતાવે બુદ્ધોજી ચોકી પેરો ભરે કૃષ્ણ બહાર નીકળે હાલતા થઈ જાય કૃષ્ણ પૂછ્યું કાકા તમને કાંઈ શંકા ન થઈ કે હું પરશ્રી સાથે એના ઘરે એકલો રહો ને તમે બહાર ઉભા રહ્યો અરે કૃષ્ણ કુબજાની પાસે રાહત રહ્યો એમાં મને શું શંકા થાય કુબજાના લોહી કણમાં તમે ઉદ્ધવજી નું દાદા ખાચર બે એક્ઝામ્પલ એટલા માટે આપું છું બે એક સરખી સ્થિતિ બેના જવાબમાં ફર્ક છે પેલા એમ કહે છે કે મારી બેનો ભાઈ ભક્ત છે તમે ભગવાન છો આ એમ કે છે કુબજાનું અણુ અણું જે લોહીનું પરમાણુ છે એની અંદર તમે ઘૂસીને બેઠા છો તો બહાર બેસો એમાં મને કઈ શંકા છે તમે એની અંદર બેઠા છો મને કઈ શંકા થાય આ તાત્વિક રીતે મહાત્માથી સમજેલા એની નિર્વિચાર દશા બે એની સરખી સ્થિતિ છે નિર્વિચાર દશા વિચાર ઉઠે નહી કોઈ ચરિત્ર ગમે તેવા જોઈને ભગવાનમાં શંકા ન થાય એ મૂઢપણું કે મહાત્મા વિચાર કરીને થયેલા હેતનું સમાન લક્ષણ છે અને એ જ કલ્યાણનું કારણ છે સ્થાપન ઉથાપન થયા કરે કલ્યાણ ન થાય ઘડીક સારું લાગે ઘડીક મન મોરડા પગે લાગે ઘડીકત હોય મોત ચડે ત્યારે સાધુ કરે મોત ચડે ત્યારે ત્યારે ગાળ્યો દે રીતર ગાળો દે અને મોત ચડે ત્યારે એવા વખાણ કરે ઓહો એમાં કલ્યાણ નથી કા હાવ મૂકી દો ને કટગુની ના થળિયા શું તો પછી મૂડ પણ અને કામ મહાત્મ્ય નો વિચાર એવો ભગવાન અને ભગવાનના ભક્તોમાં થાય ત્યારે પાર ઉતરાય છે તમારો છોકરો છે ને ગમે એવા કરે ને તોય જોવાની હોય ને ત્યારે હોય આપણે એવા કોઈના દોષ ને ઢાંકવા નથી પણ સારા સાધુ ક્રિયા સમજાય નહીં તો વાત વાતમાં અવગુણ આવી જાય ભગવાનની ક્રિયા જોઈને વાત વાતમાં અવગુણ આવી જાય हात्मी हेत था के विचार करीने हैत करे। विश्वास सत्य धर्म नीति न्याय करुणा दया आ बद वर्तन न दगवा जय भगवे मरियो ત્યારે તરત જ પ્રશ્ન પેલો એ કર્યો કે ભગવાન હોય તો સમય તમારાત્રુ આવ્યું ભગવાન છો તો થયો ને ગુણ વિચાર્યા છે પરિક્ષિત મહારાજ કથા સાંભળે છે સુખદેવજી કથા કે છે ગોપીઓની સાથે રાસ રીડા થાય છે રાસ નું મહારાજ એક કપડું પહેર્યું નથી નિર્ગ્રંથ પુરુષ છે અને ભગવાનની રાસ લીલા ગોપીઓ વિહાર ની વર્ણન કરે છે અને જયારે રાસ જામે છે ત્યારે શ્રી કૃષ્ણ એક ગોપીના ગાલ ઉપર પોતાનો ગાલ છે ભટકાડી તાલીઓ સાથે તાલી આવો રાસનું વર્ણન કરે છે સુખદેવજીની કથા કહેવાની છે સુખદેવ કથા કે છે અને પરીક્ષિતને ગરબડ થવા માંડી એ વાત ઉભા રહ્યો ભગવાન તો ધર્મના ધરતલ છે એને આવું અધર્મનું કામ કેમ કર્યું આમાં કહ્યું ને મહારાજ કે બીજી જ રીતનું છે ભગવાન ના વિચાર સ્વભાવનો વિચાર સામર્થ્ય વિચાર તાત્વિક રીતે એને ભગવાન ને વિછાયનું છે એટલે એમને કહ્યું અરે અરે અરે પરીક્ષિત મહારાજ ભગવાન તો અગ્નિ સ્વરૂપ છે અગ્નિને ઉદ્ધય લાગે ન લાગે અપહદ પાપમાં છે એને પાપ સ્પર્શ થી કરતું ક્યાં ભૂલો પડ્યો સ્વરૂપ જ એવું છે ભગવાનમાં બે પ્રકારના ગુણ છે એક સર્વસાધારણ ગુણ સર્વસાધારણ એટલે દયા કરુણા સત્ય પવિત્રતા બધા સર્વસાધારણ છે સર્વસાધારણ એટલે શું કહેવાય કે ભગવાનમાં હોય એમ દેવતાઓમાંય હોય મનુષ્યમાંય પણ હોય વિશિષ્ટ વ્યક્તિઓમાં પણ હોય અસુરોમાંય કરુણા હોય કોમન હોય એ હોય શકે પણ અસાધારણ ગુણ ક્યાં છે એવા મહાત્મનો વિચાર કરીને હેત કર્યું હોય નિર્ગુણ હેત છે અને સર્વસાધારણ ગુણનો વિચાર કરીને હેત કર્યું હોય ગુણનો વિચાર છે એવો વિચાર કર્યો હોય ત્યારે ભગવાનની એવી લીલાઓ ભગવાને શંબુકનો વધ કેમ કર્યો જો તરત થશે તકલીફ બહુ ધર્મ પાળનાનો હોય તો તરત એને વિચાર આવે કે ભગવાનને તમે સબરીના યઠાબોર શા માટે ખવડાવ્યા અરે ભાઈ ભગવાન એ બધાથી પર છે એટલે જે ભગવાન છે એટલે આવી રીતે કા મૂઢ પણ હેત અને કા મહાત્માનો વિચાર કરીને સુખદેવજી મહારાજને જેવું હેત ઉદ્ધવજી મહારાજને જેવું હેત અને કા દાદા ખાચરના જેવું હેત એવું હેત થાય તો મોક્ષનું કારણ બને હવે ભાઈ થોડુંક છે આવું હેત અથવા મહાત્મ્ય નો વિચાર અથવા સાકાર સ્વરૂપની નિષ્ઠાની ઉપાસના અથવા અસાધારણ પ્રેમ ભગવાનમાં એ બધું મળે કઈ દુકાનમાં એક્યો આ બધી જરૂર છે મળે ક્યાં કઈ દુકાન છે એક દુકાન છે શોપિંગ સેન્ટર એક જ અને સત્સંગ છે સત્સંગ સિવાય આ માલ ક્યાંય મળતો નથી એવા સત્પુરુષોના સમાગમમાં બેસે ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય ત્યારે જ ભગવાનમાં હેત થાય ત્યારે જ ભગવાનમાં અસાધારણ પ્રેમ ભક્તિ થાય તમામ પ્રકારની સમજ ત્યારે જ આવે બીનું સત્સંગ વિવેકન હોય તાબીનું મોહન ભાગ મોહ ગયે બીનું રામ હોહીન દ્રઢ એક સેન્ટર છે સત્સંગ એટલા માટે હવે ત્રીજો પ્રશ્ન મહત્વનો છે એના ઉપર ધ્યાન આપવાનું છે શિવાનંદ સ્વામી એ પૂછ્યું કે મહારાજ સત્સંગમાં રહેવાનો ખપ છે કારણ કે ખબર છે સત્સંગ વગર આ ક્યાંય માલ મળતો નથી મોક્ષનો દ્વાર પણ આપણે જોયું ચોપનમાં કે ભગવાનના સાધુઓ સત્સંગ સિવાય ક્યાંય છે નહીં ખપ છે તો શિવાનંદ સ્વામી કે મહારાજ સત્સંગની આવશ્યકતા છે અને ખપ પણ છે સમજીએ છીએ કે આ એક જ દરવાજો છે અહીંથી જ આ માલ મળવાનો છે બીજી કોઈ દુકાન માંથી આ માલ મળવાનો નથી મોક્ષ સામગ્રીનો કોઈ સમજણ તો જાણીએ છીએ આવશ્યકતા છે ખપ છે છતાં અયોગ્ય સ્વભાવ કેમ ટળતા નથી મુખ્ય મહત્વનો પ્રશ્ન છેક આપણું ઉપરથી લેતા લેતા હવે દુકાને આવ્યા છે આ સ્વભાવ કેમ ટળતા નથી કારણ શું કારણ કે સત્સંગ પેલો જે મહત્વનો હોવા છતાં ખપ હોય તોય આ સ્વભાવ અને દોષો વાસના છે ખાવાની કેટલી સામગ્રીઓ ડાઇનિંગ ટેબલ ઉપર પડી હોય પણ એના સ્વભાવ જેવા હોય ને આખું ઘર ઝગડે વાનગી પડી જાય બધા ભાગી જાય અને કૂતરા ખાઈ જાય નાખી દેવી પડે કેમ ભાઈ સ્વભાવ ને નહીતર ખાવાનું નહોતું સ્વભાવ આ અંબાણી બંધુઓને કઈ મિલકત ખૂટે છે સ્વભાવ લડાવે છે સ્વભાવ બહુ મોટું તોફાન કરે છે જીવનમાં સ્વભાવ સુષ્ટુ હોય તો તમને કોઈ તકલીફ નથી ગોળ નું હોય ને એમાં કૂતરા ગરી જાય એ કૂતરાઓ સંપીને ખાય ને તેની સિત્તેર પેઢી સુધી ગોળ ખૂટે શાંતિથી ખાય તો પણ કૂતરા લડ્યા વગર રે નહી બસ અને પછી માલિકને ખબર પડે મારા પીઢા અહીં કસી ગયા દે એ સત્સંગ મેળ્યો હોય મીઠો મત છે સિત્તેર પેઢી સુધી ખાવ એવો સત્સંગ નો અમીર જરતો હોય પણ સ્વભાવ ખાવા નથી દેતા સ્વભાવ નડે છે પેલા તો રાતના જમાનામાં બધા લગ્ન થતા ને રાતે રાતે થતા હવે તો જવા દો વાત જ મૂકી દો ગમે ત્યારે પપોડા વાગે ગમે ત્યારે ગમે ત્યારે સનેડો શરૂ થાય તો એ ગામની અંદર લગ્ન થતા હતા અને ગામ આમ આ ટેકરા ઉપર હશે હવે બનેલું એવું શું ભાઈ કે એની સામે બીજો ટેકરો છે ખાઈ ને આમ ત્યાં બસો દિગંબર બાવાઓ ઉતરેલા નાગડા બાવા એ તો વસ્તી થી પર હોય એમણે આ જોયું લાઈટો બાઇટો કરી મસાલો જે પેટ્રોમિક્સ આ બધું તો પૂછ્યું આદમી બોલાવીને કે એટલે વરરાજો માંડવી આવ્યો બાજોટ હોય સાફો હોય કલંગી હોય અને પોખણું કરે સાસુ પોખવા આવે ને ઈ પોખવા આવે ને એ બધું પોખવાનું ચાલે ઢોલ વાગે શરણાઈ વાગન ટીટી ટીટી પી પી થાય તે નાગડા બાબા જોયું કે એ તો બઉ મજેકા કાર્યક્રમ હો રહ્યા ભાઈ એ ક્યાં હે તો કોઈ કીધું કે પોખણા હો રહ પોખણા તો વૈરાગી બાબા ઓલો તો લાટા થઈને વરદા તો માખી ઉડ્યા બેઠે તો એ નો ઉડાડે ને અણવર કરે તો ભલે પોખડા હો ચાલ હટ હો મેરાખણા એ ચડી ગયો હવે વરરાજો બિચારો ખખુડી જેવો માયું ગોથું થયું પડી ગયો ઉભો થતા વાર લાગે ત્યાં તો ચડી બેઠો અને એને હવે આને બલા ને સાસુ ને બધા ભૂલ બુલ હાર બેરા ક્યાં આવ્યું એને વડે લઈને આપીને એનું જ્યાં શરૂ કર્યું બીજું આવ્યો અરે એને ઓલે કોને મારે ચાલે ઉતરે એઠ હો મેરા પોખડા ઓલા ને પાડી ની ચડી ગયો એક પછી એક શરૂ થયો ને બસો જણા હતા હવાર પડી ગયું ઓલો હજી વાંધો રખડે છે આ સ્વભાવ છે ને નાગડા બાવા જેવા છે સ્વભાવ દોષ આ છે ને એ આવા છે આપણું ભગવાન ની સાથે બરાબર મનુષ્ય દેહ આવ્યો બરાબર સાધુઓની સમજણ સત્સંગ સમજણ મળી સ્વાસ્થ્ય મળ્યું પૈસો મળ્યો સમય મેળ્યો જ્યાં વરવાનું પોખણાનું ટાણું આવે ત્યાં સ્વભાવ આવીને આડું ઉભો હોખણા મારે ધક્કો આપણે આઘા આ સ્વભાવ કામ કરે છે સત્સંગમાંથી કાંઈ કાઢી નાખે સત્સંગમાંથી કાં વિમુખ કરી નાખે અને કાં સત્સંગમાં હોય તો એ હૈયામેળ ન દે ભગવાનને સાધુઓ ભક્તો સાથે એ જુદું જુદું તુંબડીમાં કાંકરા ખખડે હોય હૈયા મળે નહીં નિયમ ધર્મ પાડવા દે નહીં સાધુ ભગવાનનો રાજીપો લેવા દે નહી સ્વભાવ વચમાં પોખણો પોખણા કરાવે પોતે પોતે મૂર્ધની એ વર્તતે અગ્રેજ હોય સ્વભાવ સૌ ન સ્વભાવ અને વાસના થોડો સમય છે ને તમારે એમાં ભેદ છે વાસના છે ને स्त्री आसक्ति वा का द्रव्य आसक्ति लोभ ए वसना है पुत्रादिक स्वजनों में आमाते स्त्री दिक्कत स्नेह स्नेह वसना है रसास्वादी भोजन आसक्ति है वसना है स्वभाव शू નિંદા કરવી કુથલી કરવી અવગુણ લેવો અભાવ લેવો દ્વેષ કરવો પૂર્વગ્રહ રાખો દુરાગ્રહ રાખો હઠીલાપણો જીદ્દી ચોર કરવી ક્રોધ કરવો ચિંતા કરવી મસ્કરી કરવી ઠા કરવી આળસ કરવો પ્રમાદ કરવો દ્વેષ કરવો ડંખીલો સ્વભાવ રાખવો આ બધા સ્વભાવ છે કોઈને નડવું નજા વગર રાતનો પડે ગપ્પા મારવા રખડવું જુગાર રમવા વ્યસન કરવો કેટલા લિસ્ટ થયો આખું વાસના તો સીમિત છે લિમિટેડ છે પાંચમાં પૂરી થઈ જાય સ્વભાવ છે સરખી છે પાંચ પાંચ પાંચ સ્વભાવ જુદા છે આ બધા સ્વભાવ છે પેલી વાસના છે હજી સાહેબ જામણો વાસનામાં કઈક મળતું હોય છે સ્ત્રી દેખ વાસના હોય તો ઇન્દ્રિય સુખ મળતું હોય છે ભોજનની વાસના હોય તો રસા સ્વાદનો આનંદ મળતો હોય છે દ્રવ્યની વાસના હોય તો એ દ્રવ્ય મળતું હોય છે સ્વજનોમાં પ્રેમ હોય તો સ્વજનોની સાથે બેસવાનો આનંદ મળતો હોય છે વાસનામાં કંઈક મળે છે ભોગ મળે છે સ્વભાવમાં કઈ મળતું જ નથી કંઈ મળે નહીં તમે આખો દિવસ ગપ્પા મારો શું મળે આખો દિવસ કોઈની નિંદા કરો કુથલી કરો કોઈને જોઈને દાઇજા કરો અદેખાઈ કરો ઈર્ષા કરો શું મળે ચોવીસ કલાક કરો કાંઈ હાથમાં ના આવે ભેદ બીજો સ્ત્રી હોય કે ભોજનની વાસના હોય તમે ભોગ કરી લો પછી અમુક કલાક સુધી વિરામ ખાઈ લીધા પછી ક્યાં તકલીફ છે સ્વભાવમાં બ્રેક આવે જ નહીં કોઈ ઇન્ટરવલ નહી ચોવીસ કલાક જેનો ડંખીલો હઠીલો સ્વભાવ હોય દંભી છપાવ સ્વભાવ હોય છલ પ્રપંચનો સ્વભાવ હોય ચોવીસે કળા એ રેડી એને વિરામ આવે જ નહીં સ્વપ્નમાં એવો ને જ હોય વિરામ નહીં ત્રીજો ભેદ વાસના પૂરી કરો પછી તમને નિરાયતે માળા કરવા દે ભલે ભાઈ વિચાર કર્યો હોય ભલે તમે ભોજન જમી લીધું જમી લીધું પછી તમારે માળા કરવી ભજન કરવું હોય કીર્તન કરવું હોય તો એમાં તમને વાસના નહીં નડે એ વાસના એવું છે તમે મારું પૂરું કરી દો પછી તારે ભજન કરવું હોય તો કરે પછી એ નહી નડે સ્વભાવ કે એનું તમે તારે બીજું જે કરવું હોય કીર્તન ભજન ન કરવા દઉં રખડવાના ગપ્પા મારવાનો સ્વભાવ છે ચાલો હવે એને એને બીજું બધું કરો મંજૂર જે માળા લ્યો એનો વાંધો વાસના ને માળા લ્યો વાંધો નથી પણ સ્વભાવને વાસના સ્વભાવને પોતાનો જ વાંધો છે સ્વભાવ એને તમે પૂરું કરો થાય નહીં પેલું ભજન કરવા દે સ્વભાવ ભજન ન કરવા દે વાસનાની પૂર્તિ સત્સંગમાંથી નીકળી જાવ તો થાય સત્સંગ આડો આવતો હોય એટલે તમને વાસના નડતી હોય તો તમે નીકળી જાવ બે મર્યાદા પછી ફરો તમારી વાસના પૂરી થઈ જાય સત્સંગમાંથી નીકળી જાવ તોય તમારા સ્વભાવનું પૂરું ન થાય એને કોઈ તમને જગ્યા ન આપે એ કોઈ નિભાવે નહીં વાસના નિભાય સ્વભાવ ન વાસના કૌટુંબિક સંબંધો ગણે ગમે તેટલો સેક્સ્યુઅલ કામુક માણસ હોય પણ માં બેન દીકરીને ગણે સ્વભાવને તો એવું છે ઈર્ષા ખોળ દેખાય જે હોય એની હડફેટેડ મર્યો વાસનાનું એવું છે કે જેને હોય એને નડે સ્વભાવનું એવું છે કે જેને હોય એને તો નડે પણ બીજાને નડે બીજાને તો ઉલટાને બહુ નડે તોડી નાખે એટલા નડે અને પાછો જેટલો મોટો વ્યક્તિ એટલો વધારે નાના નડે જે દેશનો વડો હોય સંસ્થાનો વડો હોય ધર્મનો વડો હોય સમાજનો વડો હોય કુટુંબનો વડો હોય ગામનો વડો હોય તો એને નડવાનો છે મને ગામની અંદર કાંઈ તમારે ચેકડેમ કરવો હોય ને એક જાણ ડંખી લો ન થવા દે એટલે પછી ન થવા દે આખા ગામને નડ્યો આખા કુટુંબમાં નડે આ લાદેનો અને બુશનોને એનો સ્વભાવ આખા દુનિયાને નડે હિટલરનો આખી દુનિયાને નડે જેવડો મોટો એટલો વધારે નડે આ સ્વભાવ છે અને છેલ્લો મહત્વનો ભેદ કે વાસના પોતાને હોય તો પોતાને ઓળખાય સ્વભાવ જિંદગીમાં કોઈ દી કોઈને ઓળખાય તમે કોઈ ડંખી લો પૂર્વગ્રહી ચિત્તવાળો એને તમે એમ કહો ભાઈ તમે બહુ પૂર્વગ્રહ રાખો તો કે ના હું તો ફ્લેક્સિબલ આદમી છું કોઈ નિંદા કરતો એને તમે કહો તમે બહુ બીજાની નિંદા કરો છો અને અવગુણ ગાયો કરો તો કે ના જરાય નહી ક્યારેય નઈ આપણે તો ભગવાન શિવાય બીજી વાત જ નથી કરતા ખબર જ નહીં પડે શા માટે એવું થાય છે એટલા માટે કે ભેદ બે માં હોવા છતાં વાસના સ્વભાવમાં ઉત્પત્તિ એક સરખી છે એનું રૂટ એક સરખું છે રૂટ શું છે ઉત્પત્તિ અંત્યના વિચ વિશ્વમાં વચના શ્રીજી મહારાજે કહ્યું કે સ્વભાવ વાસના છે શું વસ્તુગતિ तो कि आ जीवे पूर्वजन्म विषे कर्मो करमों पक्वता पक्व थी पक्व ने जीव साथ एक रस थ भली गया जीव करेला पूर्वे कर्मो एने ज वसना कही है ज स्वभाव कही है एने प्रकृति कही आफिनेशन समझो एक विषय भोगनी एक वार क्रिया कर संस्कार पड़ जाए તમે આઈસ્ક્રીમ કોઈ સારી કંપની નો ચાખ્યો સંસ્કાર પડી ગયો બીજી વાર ચાખો ત્રીજી વાર ચાખો રિપીટેશન થયું એટલે હવે વાસના થઈ ગઈ એવી રીતે કોઈ એક ક્રિયા કરો ખોટું બોલવાની એક ક્રિયા કરો કોઈને દગો કરવાની એક ક્રિયા કરો બીજી વાર કરો ત્રીજી વાર કરો પછી એ ક્રિયા એવી સહજ થઈ જાય આ લોકો જે પહેલી વાર જીવ મારતા હોય ને ત્યારે કદાચ અરેરાટી થતી હશે पी ए जीव हत्या करता करता करता करता स्वभाव थी जाए कि सहज थे स्वाभाविक स्वाभाविक न करव होने स्वभाव कहवा स्वभाव पी एट सहज थे रोके तो न रोक रोकवा कोशिश करे तो न रोक रोका ना એવી જ રીતે સહજ સહજ સહજ સરસ સરળ સરળ રીતે થઈ ગયું તમને આમ આના માટે અનુકૂળ છે એકદમ રિલેટેડ છે એટલે હું જરા તમને કહું અમે એક ગામડે ગયેલા તો ત્યાં મંદિર હતું શ્રીની કોરે બેઠા હતા ગામના છોકરા સાધુ ન બહુ આવતા તો સંસ્કાર પછી વાતો સાંભળ્યા વગર ન આવ્યા હોય એવું બની શકે તો આડ છોકરાઓ ચોગાનમાં મંદિરના ચોગાનમાં રમતા હતા પણ એ વાત વાતમાં ગાળો બોલે વાત વાતમાં ગાળો બોલે કોઈ વંશ પરંપરામાં સ્વાભાવિક હોય ને વાત વાતમાં ગાળો બોલે એટલે બાજુમાં મારી પાસે દાદા સત્સંગી બેઠા છોકરાઓને તો કયો બોલે છે ઘણા વર્ષ પેલા એક છોકરો મારી પાસે આવ્યો એક બેના રૂમ પાર્ટનરને લઈને મને કે સ્વામી આ છે ને આ કાંતિ આ વાત વાતમાં ગાળો બોલે એન મા બોલે આ પાછો પૂજા કરે છે તો એનમાનતે ગાળો બોલે રાખીશ મને કે અને શિક્ષા પત્રીમાં ના પડી તો એન મન તો ગાળો મૂકતો જ નથી મેં એકદમ બે વ્યાજ બહુ સહજ એને ખબર જ નથી હું ગાળો બોલો છું જોયું આ સ્વભાવ છે એવું જ વાસના નું છે ગોંડલમાં જાદવજી સોની હતા ઘરડા દર્શને આવ્યા મુકુંદ બ્રહ્મચારી શ્રીજી મહારાજની સેવામાં કોઈ હરિભક્ત થોડી ચાંદી આપેલી એટલે મહારાજને જળ પીવા માટે એક લોટી બનાવવાની એટલે મૂળજી બ્રહ્મચારી પેલા સોની આવ્યા સત્સંગી એને કીધું ભગત આમાં સરસ મજાની મહારાજને પીવા માટે જળ ક્યારેક પીવડાવવા ભગતનો ભાવ છે પછી આપણે જ્યાં વાપર્યું છે ત્યાં એક વાર પાણી પી લઈએ તો પહેલાં ભગતનો ભાવ પૂરો થઈ જાય બાકી મહારાજને આમાં રૂચિ નથી આમાં પીવાની પણ હવે તમે આટલું કરો એટલે એક વાત ભગતનો ભાવ પૂરો થાય એટલે એને ચાંદી આપી સોનીને હરિફત કટોરીવાલી લોટી બનાવી સરસ મજાની અને થોડા મહિનાઓ પછી ત્યારે તો આવી ટ્રાન્સપોર્ટેશન સગડતા નહીં એટલે અવાતું હોય ત્યારે આવ્યા આવ્યા ગરડા મહારાજનો થાળે કર્યો મહારાજને જમાડવા માટે તે દિવસે એના તરફથી થાળ પેલી લોટી મહારાજ જમતા જાય એમાંથી પાણી પીતા જાય એટલે મહારાજ કે માજન આ થાળ છે થાળ તો કે મારા જે નું મય છે એનો ભક્ત છે એ જમાનો છે તોય સોની નો સ્વભાવ ચોરી લેવાનો ચાંદી કાઢી લીધી ચાંદી કાઢી લીધી પણ પાછી એમાંથી રસોઈ દીધી ઘરમાં ન રાખી પણ રસોઈ દીધી થાળ દીધો એટલે મહારાજ કે માજન આ થાળ છે નો તો મહારાજ બધું મય નું છે મહારાજ ને થયું બિચારો કબૂલે છે એટલે ઉઘાડો નથી પાડવું એટલે મરમરિત અંતર્યામી છે એટલે બોલ્યા પણ આવું શું કામ કર્યું સ્વભાવ મિરેકલ દેખો સ્વભાવ હું કેમ રહી શકું સોની દીકરો છું એ જે સહજ થાય છે એ સ્વભાવ મહારાજ તમારા સત્સંગ આડા આવીને ઉભા રહી જાય છે એ સત્સંગ થવા નથી દેતા નહી તર ભલે ખપો હોય જુઓ એ માંગરોળના ગોવર્ધનભાઈ ભાઈ પુતળીભાઈ કેટલો રામાનંદ સ્વામીનો સત્સંગ પણ રામાનંદ સ્વામીને કોઈ સત્સંગે સદાવ્રતમાં રોટી આપવા માટે દાન પુણ્ય કરવા માટે એમણે સુવર્ણ મુદ્રા આપેલી તો એ સાચવવા માટે પુતળીબાઈને આપીને પૂતળીબાઈ ઓળવી ગયા થોડા વખત પછી રામાનંદ સ્વામી કીધું કે પુતળીભાઈ અલીભાઈ સોના મોરો આપી છે આપજો તો કે લે એ તો તમે પાછી આવીને લઈ ગયા તોય ગુરુ દ્રવ્ય ઓળવી ગયા ભાવ એવો પાછો ભગવાન માને એનું ધ્યાન કરે પણ પેલો સ્વભાવ અને એ પાપે રોવરો નરકમાં પડ્યા એ કથા તમે જાણો છો ને એના પછી આ ગોવર્ધનભાઈ એને જે મુક્તિ અપાવી પણ સ્વભાવ સત્સંગમાં જુઓ અલૈયા ખાચર સમાધિ થાય બીજાને ભગવાનના ધામ દેખાડે દિવ્યલો અને સ્વામિનારાયણ ભજન કરવાથી થયેલા છતાં જારે જયારે સભામાં જયારે સર્વશ્રેષ્ઠ હરિભક્ત કોણ એની ગણના થાય એમાં અલૈયાનું નામ કેલું ના આવે અને ઉકળાય સત્સંગ મૂકી દીધો ઝીંઝા બધાથી ગરડા ન આવે ઘેરે પાછા માળા સ્વામિનારાયણની કરે પણ અહંકારી માની સ્વભાવ મારું માન સચવાતું નથી જાણે છે કે આ કોણ છે અવાતું નથી કથા કેવી લાંબી છે તમે જાણો છો શ્રીજી મહારાજ દેહ ત્યાગ કરવાના ક્ષણમાં છે મુક્તાનંદ સ્વામીને એમ થાય કે આવો અલૈયા ખાચર આવો એકાંતિક ભક્ત અને ઝીંઝા બેઠો છે માની સ્વભાવને લીધે આવતો નથી આ હમણાં દેહ મૂકી દેશે અને પછી આ દર્શન નહીં મળે માણસ તેડવા મોકલે આવે પણ બારસાક બારણું પકડીને ઉભા રહી ગયા અંદર પગ ન દીધો મહારાજે સામે જોયું પણ પગ દીધો તો તરત તેડી લે પણ બારણા માંથી અંદર પગવાનો શ્રીજી મહારાજે ચાદર વઢી લીધી અલીઓ પાછા ફરી ગયા અને શ્રીજી મહારાજે દેહોત્સર્ગ કરી નાખ્યો જિંદગીભરના વેણ રસ મહાકૂપ ઢોળી ગયો અને ઝીંઝાવદર પોચ્યા પછી ખબર પડી કે શ્રીજી દેહ મૂક્યો છે પછી માથા પછાડે સ્વભાવ મચ્છિયાઓના ફયભાઈ વસંત પંચમી ના ઉત્સવ મહિનો મહિનો શ્રીજી મહારાજ પાંચસો પાંચસો સંતો હજારો હરિભક્તો ને ભોજન સામગ્રી રાસ ક્રી રંગોત્સવ આ બધું હોય અને ફૈબાનો એવો પ્રેમ લખલૂટ સંપત્તિ લૂંટાવે શ્રીજી મહારાજ ને સાધુ માટે અને મહારાજ પણ એટલા એના પ્રેમમાં વસ કે ફૈબા ફૈબા ફૈબા આ લાવજો ફૈભા પેલું લાવજો ફૈબા અહીંયા લાવજો જીભ સુકાઈ જાય એટલું તો ફૈબાનું રટણ કરે અને મહારાજ રાજી થઈ ગયા વસંત પંચમી ના ઉત્સવ પછી મહારાજે ફૈબાને કીધું ફૈબા માગો અમે તમારા ઉપર રાજી થઈ ગયા માગો બ્રહ્માંડની બારી વસ્તુ માગો આપી દઉં માગો ફૈબા એ માગ્યું મહારાજ માગું તો ઘા માગો મહારાજ તમે વસ્ત્ર અલંકાર ઘરેણાઓ કોઈ પહેરાવે ત્યારે આના કરો છો અમારા સુખને માટે ભક્તોના સત્સંગના સુખને માટે તમે વસ્ત્ર અલંકાર ઘરેણા ભક્તો પહેરાવે પહેરશો એવું મને વરદાન આપો મહારાજની આંખમાં આંસુ આવી ગયા ફૈબા તમે તમારા માટે માગો મારા માટે નહીં ચાલો એક વાર ભૂલ થઈ બીજી વાર તમારા માટે માગો માગું હા એકાદશી એકાદશી તમે ભોજન ગ્રહણ કરતા નથી મારું હૈયું પકડી જાય છે તમે વ્રત ઉપવાસ મૂકી દો ત્રીજી માગો તમારા માટે મહારાજ માગું શિયાળામાં ઠંડે પાણી સુકામ ના આવ છો મારું દિલ બળે છે તમે કહો કે હું ગરમ પાણી સ્નાન કરી ચોથી વાર માગો કે મહારાજ કે ફઈ કે મહારાજ તમે ક્યારેક ઉઘાડે પગે ભક્તોને મળવા હાલી નીકળો છો મને વર્ગ વચન આપો હું મોજડી પહેર્યા વગર નહીં જાઉં શ્રીજી મહારાજને હાર પામી જવી પડી પણ પોતાને માટે એક વચન માગ્યું નહીં આવા ફૈબા અને જેના જેના ગઢમાં વચનામૃતો કહેવાયેલા પણ મેલાસણના દરબારની દીકરી જીવકોર દીકરાની વહુ પુત્રવધુઓ એને બેને થોડી આંટી પડી જીવકોર સરળ સ્વભાવના પણ ફૈબાનો જીદી સ્વભાવ પકડ્યું મૂકે નહીં અને તરત એને દીકરાની વહુને કીધું તો અત્યારે કાઢી મૂક્યા હવે પેલા દરબારી ડાયરો અને એમાં એક વાર મહારાજ થઈને આવવાનું થયું મચ્છીયા અને દરબાર ગામને ગોંદરે ઉભા રહ્યા પાઘડી ઉતારી એને પાઘડી માથે જ ઉતારી નાખો એ વખતે બહુ માઠું ગણાતું અને મહારાજને પગ પકડી લીધા માણકીય સ્વાર હતા ત્યારે મહારાજ કે દરબાર હાઉ રાખો રાખો કાં રડો તો કે મહારાજ एक गरीब गाय नाम करने गरीब गाय को जीवकोर नाम घरे लाई गया जीवकोर ने जो एट दीक्रू आए क्या अत्य हो तू तो, तो, तो फैन त्या हो तारू सासरू त्या तू तो, तो सेवाभागी छो रड़ी न सक्या बोली न सक्या बापे कीधु आते काढ़ी मुकया दीक दीकरी शांत थी जाओ તને તેડાવે તારી વેલડું જારે મચ્છીઓના ફેબાના ઘરના ફળિયામાં પ્રવેશે ત્યાર પછી સહજાનંદ એ મચ્છીઓના ફૈબાનું અંજળ ગ્રહણ કરશે સ્વાગતા કરી ઢોલ લગારા ત્રાશા ફૂલના હાર અબીલ ગુલાલ ઉડાડ્યા મહારાજ માંડ મેળીએ ઉતારો કરવા માટે ફઈભાઈ આમ હાથ કર્યો મહારાજ પધારો ઉપલી મેળીયે એક પગ માણકી ઘોડી ઉપર એક પગ પેલી માઢ મેળી ના શ્રીજી મહારાજે કીધું ફરી ઉતારો કરીએ એની ના નઈ પણ એક વચન માનશો અરે મહારાજ તમારે કેવાનું હોય કહો કહો સો વચન માગું માથું આપી દઉં મહારાજ કે માથું માનશો અરે મહારાજ બોલી નાખો ત્રીજી વાર મહારાજે કીધું પણ હું કઉ એ માનશો અને લાઈટ થઈ આ ઓલી ચૂડેલ ને બોલાવાની તો નહીં કહેતા હોય ને महाराज तक एक, एक वचन माने कहो तो मारू जीव का प्राण आपी दो पर जीव को फलिया मर पग मुकवा जी महाराज के फैबा विचारी लियो लो महाराज ये तो नहीं था तो आ सहजा नया नही आज ये तो नहीं थाय जय स्वामीनारायण फैबा માણકીને મરડીને મહારાજ નીકળી ગયા રસોડું સંતો નું પાંચસો સંતો નો શીરા પુરી ના આંધ તૈયાર થઈ ગયેલો તસતસતા ઘીના સાધુઓ પથ્થર મૂકીને ધૂન બોલે પીરસવાની તૈયારી માણકી મહારાજે ત્યાં નાખી સાધુઓ પત્થર જોડીમાં હું ધાન નાખી નાખી દો મેં મચ્છીયા અંજળ અગ્રહ કર્યું છે અને જેના ઈષ્ટ પાણી પીવાનું મૂકી દીધું એ પછી કોણ સાધુઓ પીએ એ શીરા બધા જ એમને થલવીને ઇતિહાસમાં નોંધ નથી કે ફૈબા પછી ગઢડા આવી મહારાજના પગ પકડ્યા હોય કે મહારાજ હું ભૂલી ગઈ હું જીવ કોઈ જીદી સ્વભાવનો ઓટો ન થયો નહી એક મહારાજે માણકી ઘોડી ઉભી રાખી હોય ને ત્યાંય ઓટા છે એની માનતા થાય છે મચ્છિયામાં કઈ રહ્યું નહી બધું ખોઈ નાખ્યું કોઈને સ્વભાવ અને અઠીલો જીદી જેનો સ્વભાવ હોય ને ભાઈ મકોડા જેવો મકો તમે આમ ન કરતા હોય તો ચાય ને એમ કરે સ્વભાવ આ સ્વભાવ આડા આવે છે સત્સંગમાં એટલે શિવાનંદ સ્વામી કહ્યું કે મહારાજ આ સ્વભાવ અંતરાય કરે છે અને સત્સંગ નો ખપ છે તે ટળતા કેમ નથી મહારાજ કે ધૂળ સત્સંગ નો ખપ છે સત્સંગનો જો ખપ હોય તો અંતરાય કરે સ્વભાવને મૂકી દે પણ સત્સંગને ન મૂકે ને જેનો ખપ હોય એને રાખે એને સ્વભાવનો ખપ છે એટલો સત્સંગ ખપ નથી જો હોય તો એ સ્વભાવને મૂકી દે પણ સત્સંગને મૂકે નહીં દ્રષ્ટાંત સરસ આપ્યું કે જેમ આપણો કોઈ મિત્ર હોય અને એ આપણા ભાઈ ને મારી નાખે તો પછી મિત્ર સાથે મિત્ર પણ નહીં મિત્ર ને મારવા તૈયાર થાય કે સંબંધી નાખે છે કલ્યાણ આડા આવી છે અંતરાય કરે છે એ આડા આવે તોય જેને રીસ ચડતી નથી એની સાથે વેર બંધાતું નથી તો સત્સંગ પૂરો ખપ ક્યાં છે ઘર અર્જુન હિજ્ર ભયો અરુ ગર જોવિંદ ધેનું ચરાવે ગરજહી દ્રૌપદી દાસી વહી અરુ ગરજ ભીમ રસોઈ પકાવે ગરજ બળી શીનું કોઈ આવે ને જાવે કવિ ગંગ કહે છે અર્જુન હિજડો થયો એક વર્ષ વિરાટનગરીમાં ગરજ હતી નૈત્રીય થાય ગાંડી ઉધર ભીમ રસો થયો દ્રૌપદી દાસી થઈ વિરાટ રાજાની યુધિશ્રી મહારાજ ચોપાટ રમવાનું શીખવાડે ની કળાને રમત ખાલી ટાઈમ પાસ કરવા માટેનો ધંધો કરે સહદ એવું ગરજ હતી એટલે સાજા થવાનો ગરજ છે તો ડોક્ટર કે ખાતા ડોક્ટર કે એવી રીતે નથી વર્તતા કેમ સાજા થવાનો ગરજ છે ને અરે સાજા થવાનો ગરજ હોય છે ઘણા લોકો કોઈ દવા લાગુ ન પડે તો પોતે પોતાનું મૂતર નથી પીતા શિવાંબુ ચિકિત્સા એ કઈ સરબત છે કે નહીં સાજા થવાનો ખપ છે રૂપિયાનો ખપ છે પૈસા ખપ છે એટલે કેટલી ગુલામીની નોકરી કરીએ છીએ શેઠશા ગમેલા ધમકાવે ડફોડસો આવો છો તે વસે જાય છે નોકરી મૂકીને કેમ ભાઈ પૈસા ખપ છે મને ઘરી ભગત કેતા મારો બહુ ક્રોધી સ્વભાવ તમે દુકાન નાખી ગ્રાહક આવે એને જેમ તેમ મળું તતડાવા પછી બહુ આમ ખોલ બંધ કરાવે ને એટલે તો ગ્રાહક આવતા બંધ થઈ ગયા એટલે કાળો તરફ નાખ જેવો છે દુકાન હલાવવાનો મારે ગરજ હતી મેં સ્વભાવ મારો ક્રોધ મૂકી દીધો અને મૂક્યો તે દિન ઘડીને આજનો દિ મારો ક્રોધ ભયો ગયો કેમ પૈસા ની દુર્વાસા આખી દુનિયા ને ડરાવે પણ એને જ ઘરવાળી કદળી નામની પત્ની હતી અને કદળી હાવ ઊંધી મગની દાળ કે તળદની કરે રોટલો કે બાખરી કરે બોલો કરે ના છતાં જાય ની હા હા હા તમને અનુકૂળ હોય કરવું લે અને બીજાને સાપ આપી દે અને કદળિયા કદળિયા આગળ માસુમ ઈ કોણ તમે તમે બધા અમારી આગળ કેવા જટા બોલાવો છો હું પણ કરો ભલે શેઠાણીય માર્યો કે શેઠાણિય મારે એમાં રોવાય મને કોઈ દી ભાડ્યો રોતા એ તો પ્રસાદી કેવાય ઘરવાળીને રાખવાનો ખપ છે એટલે કેટલી ગુલામી થાય છે નહી તો તમે કાઢી મૂકો સહન કરો એવા નથી ખપ છે છોકરો ગમે ઊંધા ધંધા કરી અરે છોકરો મંદિરમાં આમ તોફાન કરતો હોય સાધુ ટાપલી માર્યા કે શું બધા કાચ તોડે છે બારીઓને હડલ હડલ હડ હડેડ કરે છે તો એને બાપ ને અમારું લાગે મંદિરનું નુકસાન કરતો એટલે આપણે કીધું હોય જાળીને શું વાર ફટકાટ ભટકાટ કરે છે સાધુ છે વિવેક છે છોકરું છોકરું કેવાયું છોકરી કેમ એમાં હેત છે આમાં ખપ નથી છોકરા ખપ છે બૈરા ખપ છે ધન ખપ છે માંદગી માંથી ખપ છે તો બધું થાય છે પણ સત્સંગ એવો ખપ નથી કેમ ભાઈ તો અંતરાય શા માટે કરે છે સત્સંગમાં આવે એને કાઢી મૂકે અરે રે આજ માંડ મોકો મળ્યો મારે મહારસભનનો લેવો છે મૂર્તિનો લેવો છે સત્સંગ કરવો છે ગર્ભ લક્ષી જવું છે એમાં કામ આડો આવે છે એમાં સારો મોહ આવે છે એમાં પછી આ મને બધી સ્વભાવ આડો આવીને બેસી જાય છે આ બધા કાઢી મૂકવા મને સાધુ એને મેળ કરવા દેતો નથી આ મારો સ્વભાવ કાઢો એને ઉલટાનો એ દોષ મને સત્સંગમાં કલંકિત કરે છે સત્સંગને કલંકિત કરે છે સત્સંગ ને આબરૂ ઘટાડે છે મારી આબરૂ ઘટાડે છે મારે કોઈ સારું મોઢું લઈને ફરવા જેવો રેવા દેતો નથી કોઈ મારા ઉપર હેતીથી બોલાવતું નથી મારા કોઈનો રાજીપો મેળવી નથી શકતો જન્મ ગુમાઈ જશે કાલે સવારે મરી જાય ને આ દુશ્મનો બધા નડે છે તો કોને રાખે કોને કાઢે સ્વભાવને કાઢે સત્સંગને રાખે ઉલટાનું કેવી વાત મધ્યના પંદર માં મહારાજે કીધું કે હજારો લાખો વિચાર કરો કોઈ પ્રકૃતિ સ્વભાવ જાય નહીં પણ જયારે આ સ્વભાવ વિચાર કરે એને મારો સ્વભાવને કોઈ ટોકે ત્યારે એ પોતલા ઉલટાનો રાજી થાય હા જેમ આપણો કોઈ દુશ્મન એનું કોઈ ખરાબ કરે તો આપણે રાજી થાય ને એ લાગનો છે એમ આપણામાં લોભ હોય કઈક હોય અને તરત બીજા સાધુ હોય ને ભાઈ તમે આવું કરો છો તરત હા એ એ મારો દુશ્મન નથી પણ મારા મારો મિત્ર છે કામ શત્રુનો દુશ્મન હોય આપણો મિત્ર હોય ને શત્રુનો શત્રુ એ આપણો મિત્ર આ મિત્ર છે મને વધે છે ને એ મિત્ર છે કેમ મારા શત્રુને મારે છે એટલે એ તમારા પરમ મિત્ર છે એવું થાય એવું થાય ત્યારે મારું તમારું કામ થઈ જાય જુનાગઢમાં કેશો ભગત હતા ભાયાવદ્રના ભાવ પરમ એકાંતિ ગરી ભક્ત અવસ્થા થઈ હતી એક ટાઈમ ભોજન લેવાનો એનો નિયમ પણ હેતવાળા સાધુએ ને એમણે કીધું ભગત હવે તમે શરીર થોડું ઓછું થયું સાંજે સાંજે થોડી ખીચડી તો આ જમતા જાઓ બહુ આગ્રહ કર્યો અને લીધા એટલે ભગતને લઈ ગયા ભંડારે બેસાડ્યા કાંસાની તાંસળીઓ રેતી મૂકી અને ખીચડી પીરસી ત્યાં બીજા એક સાધુ નીકળ્યા તમે તો એક ટાણું ખાવ છો ને વળી આથારા કરીને બેસી ગયા છો અક્કલ નથી આવતી તાહાળી લઈને ખીચડી લઈને નાખી દીધી આપણને કોઈને સારું ના લાગે પણ કેશવ ભગત નાચવા મળી હા મારા મિત્ર સાધુ તો એ જેને મારી ખીચડી કાઢી લીધી આ મારું મન મારું મોબતમાં ઢીલું પડી ગયું તો મારું દુશ્મન છે એ આ આ છે ને એ ખીચડી કાઢી લીધી ને તાસડું ઠોકર મારી ઉડાડી દીધું ને એ મારો મિત્ર દોડીને ખબર ટ્રેનિંગ નથી આપી ગુરુકુળમાં તમને ટ્રેનિંગ નથી આપી વીસ વીસ પચીસ પચીસ હજારની રસોઈ આપી અને તમે આવી રીતે બધા કૂતરાને ન ખવાય એવું તમને ખબર રાખો શ્રીજી મહારાજ થોડુક જ છે શ્રીજી મહારાજ અને કાઠી દરબાર ચાલ્યા જતા એમાં બપોરનું ટાણું ઉનાળાનો સમય કે કોઈ ઝાડવું જોવો પછી આગળ વડલાનું ઝાડ હતું કરી શ્રીજી મહારાજ પાથરી આપ્યું ઘોડાની જે ગળી હોય નાખીને મહારાજ બેઠા દરબારો બેઠા ત્યાં એક સસલું પાછળ કૂતરો પડેલો અને એ પાછળ કૂતરો નો સસલા ને ક્યાંય ભાગમ ભાગી થઈ દોડતું દોડતું કાઈ જોઈ ના શક્યો મહારાજ ની છાતી અને સુરા ખાચા ને બધા દરબારો બોલ્યા કે મહારાજ આને ક્યાં ભવનું વેર રહી ગયું છે આ કૂતરાને મહારાજ કહે કૂતરો એનો દુશ્મન નથી એનો પરમ મિત્ર છે એટલે અમારા ખોળામાં મૂકીને કોણ મિત્ર ને કોણ દુશ્મન જે ભગવાનને ભેટાડે એ મિત્ર ભગવાન ભૂલાવે એ શત્રુ વખાણે એ શત્રુ છે વખોડે એ મિત્ર છે કારણ કે સંસદમાં પણ વિરોધ પક્ષો હોય વિધાનસભામાં પણ વિરોધ પક્ષો વિરોધ પક્ષ છે એને માઇક્રોસ્કોપ લાગેલા હોય આંખ ઉપર આપણો જે વિરોધી હોય દુશ્મન હોય એને આંખમાં છે ને માઇક્રોસ્કોપ લાગેલા હોય એ ટેલિસ્કોપ હોય એની પાસે રાયનાથી પણ હજારમાં ભાગની આપણી ભૂલ હોય ને એને દેખાય આપણને ન દેખાય એટલે જે વખોડે ને એ મિત્ર આપણે ભૂલો દેખાડે કે હા એટલું રહી ગયું એટલું એટલું કચાશ રહી ગઈ પણ વખાણનારા તો મારી નાખે આપણને આ આપણે ઠાકોરજીની મૂર્તિઓ જોડે હાથ જોડીને આપણે વિનંતી કરીએ છીએ અને આરતી કરીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ અને હાર પહેરાવીએ છીએ અને પૂજન કરીએ છીએ ધૂપ દઈ દીપ દઈએ છીએ મૂર્તિ આપણે ઘડી છે હાથ જોડવા વાળા નથી ઘડી એની છાતી ઉપર ચડી અને ત્યાં ટાકણાં લઈને જેમ મીંડ્યો હતો ને એને ઘડી છે હાથ જોડવાથી આરસની શિલામાંથી મૂર્તિ ન થાય ભાઈ તીણું ટાકણું લેવું પડે એમ જે વખોડનારા છે ને એ જ આપણને ઘડે છે હાથ જોડવા વાળા છે ને એ તો આપણી આરતી જ ઉતારે છે એ તો આપણને ફૂલાવે જ છે એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મને વિરોધીઓ જેટલો ઘડ્યો છે એટલા કોઈ નથી ઘડ્યો પણ આપણને એ કોઈ કહે એ ગમે નહીં આ સાંભળ્યા પછી નહીં ગમે સાંભળ્યા પછી કે ગમે એ વાતમાં માલ નો નહી તો સ્વભાવ કેમ કેવાય ભાઈ કઈ ન કહેવાય ઉલટાનો જો કોઈ આપણા કઈ કીએ ને અને એ ખબર પડી જાય તો આપણે શું કહે હવે એની બેસવું નહીં કારણ કે હવે એને મારા પ્રત્યે બહુ ભાવ નથી રહ્યો આપણે આ કહે હવે એને કેસેટો ન સાંભળવી એની પાસે જાવું નહીં એની બહુ વાત ન કરવી એની હામવું ન જોવું એની પાસે બેસવું નહીં કેમ એને આપણા ઉપર બહુ ભાવ નથી ભાવ કેમ નથી હાચું કે છે હાચું કે છે એટલે તમે ભાવ નથી થતો અને વખાણ કરે તમે બહુ મોટા સદગુરુ છો તમારા દોષ નથી માયાનો તો અંશ નથી હાચું કે છે એ ટાંડી લાગે છે બાપ ને દીકરો લગ્નમાં જમવા બેઠેલા એકાવન રૂપિયા સો રૂપિયા ને એવો કઈ ચાંદલો કર્યો છે એટલે બાપાનો તાન તો ખાવા ઉપર લાડવા જ જ લ્યો એમ પેલા જમાનું માંડ માંડ મળતું હોય વાત કરે ને એને બાપુજી છાનો માનો રે અત્યારે લાડવા ખાવા દે વળી થોડી વાર છોકરા કહે પણ બાપુજી તને એક વાર કીધું નઈ તું તને ઘરે મારી છું ખાવા દે ખાતો જ બોલતો જાય ખાતો જ બોલતો જાય ત્રીજી વાર કીધું તો છોકરાને ચૂપ કરી દીધો જમીન ચડું કરીને બહાર નીકળ્યા છે લાડવા રહી જાત ને બહુ મોડું હેમજ્યા એમાં સત્સંગનું થોડું અમૃત પીધું છે થોડું ભજન કર્યું છે થોડી સેવા કરી છે દર્શન કર્યું છે પણ કોઈક જ્યારે ભૂલ ઓળખાવે ત્યારે માખી ઓળખાવે છે આ ભોજનમાં થોડી કાઢી નાખો ને તો અમૃત પેટમાં રહી જાય છે ફરી એટલું સમજી ગયા હોય માખી કાઢવાનું સત્સંગમાં નામ રહી જાત પણ કોઈ કીએ એ ગમે નહીં એ સ્વભાવ છે પણ મારે કીધું છે ગમે તેવી જટિલમાં જટિલ પ્રકૃતિ હોય પણ કોઈ તીણામાં તીણા હથિયાર લઈને આપણને કહે અને એને હૃદય ધારતો જાય અને સવડું લેતો જાય શત્રુ સ્વભાવને શત્રુ માને ટોકનારા ને મિત્રમાં ને તો કઠણમાં કઠણ સ્વભાવ પ્રકૃતિ વાસના પણ ટળીને જીવ ચોખ્ખો થઈ જાય એક ભાઈ થોડુંક સોટન એટલું કે કદાચ આપણે આજના સ્વભાવ જેટલા ઓળખાય ટાળીએ પછી પણ નવા ન પાડીએ તોય સારું થોડો પૈસો આવે થોડી માનપૂજા પ્રતિષ્ઠા થાય થોડી સ્વતંત્રતા આવે એટલે આપણે નવા નવા સ્વભાવ પાડીએ છીએ તમે ઘણા સાધુઓ જો ગ્રહસ્થ હોત તો એ વ્યભિચાર આટલો ન કરત અને મન મૂકીને જે વ્યભિચાર કરતા હોય છે એ કેવો એને સ્વભાવ પાડી દીધો આ જન્મે તો નડ્યો જ્યાં જશે ત્યાં જેટલા એને એને એટલો બધો ઊંડો પાડી દીધો છે કે જન્મે એને સત્સંગ કરવો હોય છે તો આ જન્મનો સંસ્કાર એને ત્યાં આડો આવીને નડવાનો જ ગ્રહસ્થ થશે તોય નડવાનો જ સાધું ન થાય બીજા જન્મે ગ્રહસ્થ થાય તો એ સંસ્કાર નવો પાડ્યો એટલો ઊંડો નાખ્યો કે એને સત્સંગ નહીં કરવા એને ભગવાન નહીં મળવા એટલું મનધાર્યું કરવાનું સ્વતંત્ર કરવાનું આડુડું કરવાનું પારકા પૈસા હોય એટલે બધા જલસા કરવાનો સ્વભાવ પડી ગયો હોય તો એ સ્વભાવ બીજા જન્મે નડવાનો છે આ જન્મે તો એના સ્વભાવ જવા દી તો છે જ નહીં ઉપર જાય એવું નવા ન પાડીએ તોય જીતી ગયા તમને પાંચ પૈસા આવે કમાણીમાં પછી નવા ન પાડો હાલો આય ફરી આવીને આવું કરીએ ને આમ કરીએ તેમ કરીએ મર્યાદામાં શાસ્ત્રમાં જેમ છે તેમ માનવને શોભે તેમ સમાજને શોભે તેમ રાષ્ટ્રને શોભે તેમ તો નવા સ્વભાવ નથી પડતા તો હવે ટૂંકમાં સમરિયું પેલું કયું મોક્ષને માટે બે સાધન ભગવાનનું જ્ઞાન અને એનાથી શું થાય છે કે સાકાર નિષ્ઠાવાળી એવી ભગવાનની વિશે અસાધારણ ભક્તિ થાય છે અને સામાન્ય અસાધારણ પ્રેમ મહાત્મા કે સ્વરૂપનું જ્ઞાન એ સત્સંગથી થાય છે પણ સત્સંગમાં સ્વભાવ આડા આવે છે એ આડા ટળે ક્યારેક જયારે એને વેરી અને દુશ્મન માનીએ તો મહારાજે અંતમાં કહ્યું કે જીવ તો ક્ષેત્રજ્ઞ છે આ દેહ ઇન્દ્રિયો અંતર ખેતર છે ધારે શકે પોતાના ખેતરમાં માલિકે જે વાવું હોય એ વાવી શકે એમાં કઈ ખેતી ના એને કહી શકે તમે આ વખતે ડાંગર ન વાવતા જીરું ન વાવતા માલિક છે એમ આત્મા છે માલિક છે ઇન્દ્રિયો અંતકરણ વિચારનો માઇન્ડ નો બધાનો તો ધારે તેવી રીતે જીવનને વાળી શકે પણ એક વેરબુદ્ધિ પકડી લે કે મને સત્સંગમાં ભગવાન માન સત્કાર્યમાં આડો આવે એ મારો દુશ્મન છે એમ ગણીને જ્યારે વિચારને દ્રઢ કરે ત્યારે તમામ સ્વભાવને ટાળી ભગવાનની અસાધારણ ભક્તિને પ્રેમે કરી ભગવાનની સેવામાં પહોંચી સેવા મુક્તિનો પરમ આસ્વાદ આપણે માણતા થઈએ એવી શ્રીહરી આપણે સમજ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી